आज आप गर प्रथम प्रकरण न पंचोतेरम वचना प्रथम श्रवण करना विषे अपने बात करे ये पेला गर प्रथम प्रकरण नु तोरमु वचनाब्रत एना विषे थोड़ी बात એમાં ગોપાલંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે કામનું શું રૂપ છે ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે શુક્ર છે એ જ કામનું રૂપ છે ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું शुक्र छे ये तो सप्त धातु जे शरीर ना छे रस रक्त मस मेंद मजा अस्थि शुक्र ये सात धातु महिला धातु हम ये जो काम ना रूप तो जयरे शरीर ने बाड़ी दिए शुक्र धातु ब तो ये काम पड़ी जाए તો પછી આ જીવ બીજા શરીરમાં જયારે ધર્મ ધારણ કરે કરે છે ત્યારે ફરીથી કામના સ્ત્રીની કેમ ઉદય થાય છે કારણ કે શુક્ર જ કામ નો રૂપ હોય તો પછી એ તો દેહ સાથે બળી ગયું તો ફરીથી બીજા દેહમાં કેવી રીતે ઉદય થઈ શકે ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે એ શુક્ર છે એ સૂક્ષ્મ શરીર સાથે રહે છે એટલે સૂક્ષ્મ શરીરને યોગે કરીને ફરીથી સ્થૂળ દેહમાં પ્રગટ થાય છે અને ત્યાં કામના પ્રગટ થાય છે એટલે શુક્ર છે એ સૂક્ષ્મ શરીર સાથે રહે છે આ પ્રશ્ન આપણે એ વખતે બે પ્રવચન કર્યા પણ આપણે આઈડિયા નહોતા કારણ કે જાણી જોઈને એને કઈ સ્પર્શ કર્યો નહોતો એટલા માટે કે બહુ ઈચ્છા પણ નહોતી કે ટેકનિકલી ખબર પડી જાય કે એની સ્થિતિ શું છે તો એનાથી કંઈ બહુ ફરક પડતો નથી એટલે એ બહુ ચોળવામાં મજા નહીં માનીને મેં કંઈ લીધું નહોતું પણ અમુક જીજ્ઞાસ ને ઘણા હોય એમના ખાસ એક પ્રશ્ન રહ્યો કે એને કેમ લીધું નહીં કેમ લીધું નહીં કેમ લીધું નહીં અમારે જાણવું એટલે અમારી જેવા ઘણા ને પણ ઈચ્છા હોય તો એ કેવું જોઈએ એટલે મેં પહેલા કહ્યું કે વાત કરવી પડશે એટલે એ વિશે થોડી વાત લઈ લઈએ મૂળ ભૂલ ક્યાં થાય છે કે સૂક્ષ્મ શરીર સાથે શુક્ર રે છે એટલે એ લોકો એવું કે છે નથી સમજાણું એ કે સૂક્ષ્મ શરીર એટલે મન તો મનમાં કેવી રીતે શુક્ર રહે बात साची ने मन तो संकल्प विकल्प रूप है तो यहाँ शुक्र कई रीते रहे आ गड़े उतरतु नहीं भूल थे सूक्ष्म शरीर एट केवल मन नहीं सारंगपुर चौदम वचना बहुत ध्यान थी सूक्ष्म शरीर ने समझवाचव वा सूक्ष्म शरीर ने ओगनीस तत्व नु कहू સૂક્ષ્મ શરીરમાં પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયો પંચ પ્રાણ અને ચાર અંતઃકરણ એટલે મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર આવી રીતે ઓગણીસ તત્વનું સૂક્ષ્મ શરીર છે કેવળ મન નથી કેટલી તાજુબી વાત છે કે જે આન જ્ઞાનેન્દ્રિયો છે શ્રોત્ર ચક્ષુ રચના અને જ્ઞાન એટલે આંખ કાન વગેરે જ્ઞાનેન્દ્રિયો છે એ સૂક્ષ્મ રૂપે સૂક્ષ્મ શરીર મારીએ છે એ તો હજી કંઈક સમજાય પણ કર્મેન્દ્રિયો હાથ પગ વાઘ પાણી પાથ પાસ્થ મલમૂત્ર ઇન્દ્રિયો હાથ પગ વગેરે જે કર્મેન્દ્રિયો પાંચ છે એ પણ સૂક્ષ્મ રૂપે સૂક્ષ્મ શરીરમાં છે એટલે સૂક્ષ્મ શરીરને વિસ્તૃત સમજવું પડે તો પ્રશ્ન ઉકલી જાય એટલે જ્ઞાનેન્દ્રિયો પણ સૂક્ષ્મ રૂપે સૂક્ષ્મ શરીરમાં છે કર્મે ઇન્દ્રિયો જે છે મલમૂત્ર વગેરે ઇન્દ્રિયો સહિત એની પણ સૂક્ષ્મ રૂપે સૂક્ષ્મ શરીરમાં છે પણ શુક્રો ક્યારે છે ઇન્દ્રિયોમાં નથી રહેતું સૂક્ષ્મ ઇન્દ્રિયોમાં નથી રહેતું પરંતુ જે પ્રાણ છે એ પ્રાણમાં સૂક્ષ્મ રૂપે શુક્ર રહે છે મનમાં નથી રહેતું જે જુદા જુદા અનેક પ્રકારના સૃષ્ટિમાં જીવ જંતુ આદિ થી માંડીને મનુષ્ય સુધી દેહ છે એ દેહને સર્જન કરવાની જે ઉર્જા શક્તિ છે એનું સ્થુલ રૂપ શુક્ર છે દેહને સર્જન કરવાની જે ઉર્જા છે એનું સ્થૂળ રૂપ શુક્ર છે સૂક્ષ્મ રૂપે એ પંચ પ્રાણ મારીએ છે પ્રાણ અપાન સમાન વ્યાન અને ઉદાન એ પાંચ પ્રાણ છે એની સાથે સૂક્ષ્મ રૂપે રહે છે એટલે શુક્રની ની વાત છે એટલે કેવલ શુક્ર નથી બહુ વિસ્તારથી એમાં ઘણું બધું થાય કહી શકાય પણ કહ્યું ને કે જુદા જુદા દેહની જે સર્જન શક્તિ છે ઉર્જા છે એ શુક્ર રૂપ છે પુરુષમાં શુક્ર રૂપે સ્ત્રીમાં રજ રૂપે પશુ પક્ષીઓમાં એવી રીતે કીટભ્રંગમાં એવી રીતે વૃક્ષ વેલી લતાઓમાં જે સર્જન છે એના એ રૂપે શુક્ર છે એ પ્રગટ થાય છે અને જેવો દેહ આવે એવા સ્વરૂપે એ પ્રગટ થાય છે અને નવા દેહનું સર્જનનું નિમિત્ત બને છે અને કામનાનું પણ નિમિત્ત બને છે તો એ જે શુક્ર છે સૂક્ષ્મ રૂપે કે સ્થૂળ રૂપે પ્રાણ મારી ગહન વિષય છે હવે પ્રાણ છે એને અને અન્ન ને સંબંધ છે મધ્ય પ્રાણ આઠમું વચનામૃત પ્રાણને મનને સંબંધ છે પ્રથમનું પચીસમું વચનામૃત મન એટલે સંકલ્પ વિકલ્પ ए प्राण ने जो वश करे कंट्रोल करे नियम में करे तो मन पर नियम कंट्रोल में आ जाए यास्त्रीय बात है ए प्राण में शुक्र रहे मन में नहीं रहत एन स्पष्टपण ना वचना बृत पड़े કારણ કે દ્રષ્ટાંત જે આપ્યું છે શ્રીજી મહારાજે એ ભૂતનું આપ્યું છે કે ભૂતનું શરીર છે એ સૂક્ષ્મ પ્રધાન શરીર યુક્ત છે પછી એ જયારે કોઈ સ્ત્રી સ્થૂળ શરીર ધારણ કરીને સંગ કરે છે ત્યારે તેના થકી પાછું બાળક ઉત્પન્ન થાય છે એટલે જે સૂક્ષ્મ રૂપે શુક્ર એ સ્થૂળ રૂપે થયું સ્થુળ રૂપે થઈને ભૂત દ્વારા પાછું એ બાળકની પ્રજોત્પતિનું કારણ બન્યું કારણ કે બાળકની ઉત્પત્તિ છે એ કેવળ કામનાથી નથી થતી શુક્ર થી થાય છે એટલે દ્રષ્ટાંત સજ્જડ આપ્યું છે વાત છે અને સૂક્ષ્મ શરીરમાં રે છે હવે એ ભૂતના દ્રષ્ટાંત થી બરાબર સમજી જવાય છે પણ રે છે શાણમાં સૂક્ષ્મ રૂપે પ્રાણમાં રે છે એ પ્રાણ ને સમજવો હોય તો એ તો બહુ ગોથા ખાઈ જવાય ઘણું ગહન છે પ્રાણ એટલે આપણે આત્મા માની એ નથી પ્રાણમય કોષ છે ખાલી શ્વાસોશ્વાસ લઈ એ પણ પ્રાણ નથી બહુ ગહન વિષય છે કારણ કે બાળક માતાના ઉદર હોય છે ત્યારે શ્વાસોશ્વાસ ક્યાં લઈએ છે પણ પેલા પ્રાણ આવે છે એટલે હવે એ પ્રાણને સમજવો હોય અને આ જે શ્રીજી મહારાજ વાતો વચના જ્યાં જ્યાં હોય ન સમજાય તો એમ સમજવું કે આપણી ગતિ પોચી નથી પણ એમ ન માનવું કે આમાં કઈ ગપુ માર્યું છે અતિ ગહન છે ખોપડા તોડી નાખે વાતો છે ઘણી વાર તો જે ઈતર સંપ્રદાય હોય એને અમુક વસ્તુ ન સમજાય તો એમ થાય કે ભાઈ સહજાનંદ સ્વામી એની રીતે વાતો કરી એની રીતે નથી કરી બાપા એના ઘરની વાતો કરી છે એ સમજવા માટે ઘણું બધું જાણવું પડે તો પ્રાણને સમજવા માટે પ્રશ્નોપનિષદ જેને યથાર્થ અભ્યાસ કર્યો હોય એને પ્રાણ તત્વ બરાબર સમજાઈ જાય અને એને આ પ્રશ્ન પણ બરાબર સમજાઈ જાય બસ આટલું બસ છે ઈશારો કાફી બાકી બધું બહુ ચોળવામાં મજા નથી અને જરૂર પણ નથી પણ આ જિજ્ઞાસુને એક ખાલી એટલો એને ફળ પડી જાય કે મનમાં નથી રહેતું એટલે સંતોષ થઈ જાય સારું મનમાં તો નથી રહેતું પ્રાણ મારીએ છીએ હવે પ્રાણ ને ખોડા કરાય છે ક્યાં રહેતું છે પણ એટલા માટે આ એક વાત કઈ કઈ પ્રાણ માં છે અને પ્રાણ સમજવા માટે પ્રશ્નોપનિષદને હાથમાં લેવું પડે બસ હવે મૂળ વાત आ वचरा मृत पंचोतेरमू आश्न बहुज मजा एटला प्रश्न में भगवान भक्त ना महिमा संबंधी बात है बीजा प्रश्न में भगवान स्वयं महिमा विषयों बस प्रश्न भगवान भक्त ना महिमा के पेला प्रश्न में સુરાખાચરે પ્રશ્ન પૂછ્યો કે મહારાજ એવું કહેવાય છે કે જેના કુળમાં ભગવાન કુળ ગોત્ર હવે એના કુળમાં તો ઘણા એવા હોય કે જે ભગવાન અને સાધુ ભયંકર દ્વેષી હોય તો એનો કેવી રીતે ઉદ્ધાર થાય તો પેલી વાત તો એ છે કે આપણા ધર્મ ગ્રંથોમાં પુરાણોમાં સ્મૃતિ ગ્રંથોમાં સ્મૃતિ ગ્રંથોમાં કે જેના કુળમાં એક ભગવાન ભક્ત થાય એના એકોતેર કુળ ઉદ્ધાર થઈ જાય છે શું વાત છે એકોતેર કુળ ઉદ્ધાર હવે સ્મૃતિ પુરાણો તમે તો વાંચવા નહીં જાઓ પણ નરસિંહ મહેતા નું પ્રસિદ્ધ ભજન છે વૈષ્ણવજન તો તેને રે કહી એમાં છેલ્લે વૈષ્ણવજન ની વાત કહ્યા પછી નરસિંહ મહેતા નરસિંહ વૈષ્ણવજન તો તેને રે કહી નરસિંહ મહેતા ગપુત નહી માર્યું હોય એકોતેર કુળ નો એકોતેર ઉદ્ધાર થાય છે વિવેક રાખીને સાંભળજો એકોતેર પેઢી કઈ કઈ ગણો જેના કુળમાં એક ભગવાન નો ભક્ત થાય તો એ ભક્તના પિતાની ચૌદ પેઢી માતાની મોસાળ પક્ષની ચૌદ પેઢી પોતાની પત્ની ની દસ ભક્તની બેનની 10 પેઢી દીકરીની 10 પેઢી ફૂઇ 6 છ પેઢી 6 વત્તા ચૌદ અઠ્યાવીસ દસ વત્તા 10 વત્તા ત્રીસ બરાબર અઠાવન છ વત્તા ને બાર સિત્તેર સિત્તેર एक पेढ़ी पोते जो भक्त है ये भाई बेन दीकारी एक पेढ़ी आ रीते चौदह कही दस कही छेढ़ी कही एम भाग चौदह बदा ने अर्धा कर पिता चौदह पेढ़ी तो सात पेढ़ी आगली गई सात आ આ સાત પેડી નું સૂતક લાગે છે એ બાપલાવ અમથા નથી કહ્યું હવે આજના બધા તત્વ ચિંતકો ક્રાંતિકારી જે બધા થઈ ગયા છે એ બધા સૂતકમાં વળી શું છે એમાં ઘણા ઘણા સારા સારા પ્રસિદ્ધ લોકો એ બધા સૂતક એમાં શું વળી સારું મોટું ખોડું ખરાબ થઈ જાય છે શાસ્ત્ર ને મૂકીને વાતો કરનારા પાખંડી કહ્યા છે શાસ્ત્રોમાં જ પાખંડી કહ્યા છે ગીતા માં કયું છે શાસ્ત્ર ને મૂકીને વિધિ નિષેધ બધું મૂકીને વાતો કરનારા છે એ બધા પેલા છે ન સમજાય તો છાનું માનું રહેવું જોઈએ મૌન મરવું જોઈએ ડંફાચો શું કામ ખોટી હાંકવી જોઈએ એમ કહી દેવાય કે મને નથી ખબર પડતી પણ આખા સમાજ ને બુદ્ધિભેદને ગીતામાં કયું છે નથી સમજાવતો બીજાને શું કામ ઊંધે રવેડે ચડાવો અને હવે એવું ન કરે ત્યાં સુધી ક્રાંતિકારી ન કહેવાય હવે ક્રાંતિકારી થઈ જવાના હોડમાં કેટલાય લોકો બાફે છે બૌદ્ધિકોની લાઈનમાં બેસીને સન્માન પામવા માટે પણ ઘણા આ બધું બહુ કરતા હોય છે એટલે આગલી સાત આવનારી સાત માતાની મોસાળ પક્ષની આગલી સાત ગઈ તે આવનારી સાત પત્ની બેનની દીકરીની આગલી પાંચ પાંચ પાંચ આવનારી પાંચ પેઢી માસીને ફૂળીની છ કુલ પેઢી એમાં ત્રણ ગઈ તે અને પાછલી ત્રણ આવે તે આવી રીતે ભક્ત સમયની એકોતેર પેઢીનો ઉદ્ધાર થઈ જાય છે એટલે થોડા વખત પેલા મારે અમે થોડા બેઠા હતા ને એમાં ચર્ચા થતી હતી કે ભાઈ એકોતેર પેઢી નો એટલે મેં આ બધું ગણાયું આ બધું કે આવી આવી રીતે સ્મૃતિઓ પૂર્ણઅન અમે એવું છે તો મને કે કોઈ ભક્ત હોય ને એને દીકરી ન હોય બેન ન હોય તેનું શું થાય એટલે મેં ન હોય તો નહી ગણવાના સાધુ હોય તો નહીં સાધુ પરણીને થયા હોય તો એને પત્ની હોય દીકરી હોય બધું હોય પણ ન હોય તો ન પણ હોય એક જણા મંદિરના પગ એક થરજ સોપી લાકડી લઈને ઉભો રાખ્યો એટલે એને ભૂલે છું કે ઘણા લોકો મંદિર બુટ ચંપલ પહેરી ને ચડી જતા હોય એટલે એનું એ કામ સોંપ્યું લોકો બુટ ચંપલ નીચે ઉતારો પછી ઉપર દર્શન કરવા જાઓ પેલો કે મેં પહેર્યા જ નથી તો કે તમે પેલા પહેર્યા ઉતારો પછી જાઓ આવો કઈ નિયમ થોડો છે એટલે બેન દીકરી પત્ની ન હોય સાધુ નિયમ થોડું કે પેલા તમે લગ્ન કર્યા હો એકોતેર પેઢી હરખી કરો પછી જાઓ ના હોય તો નહી ગણવાનું હોય તો આ બધા એકોતેર માં આવી જાય આવી રીતે કેવડી મોટી વાત એમ એટલે ઝીંજાવદર માં અલીયા દરબારમાં શ્રીજી મહારાજ પાર્ષદો ભક્તો બધા બેઠેલા એમાં અલૈયા ખાચરે શ્રીજી મહારાજને પ્રશ્ન કર્યો કે મહારાજ આજે કહેવાય છે કે એકોતેર પેઢીનો ભક્ત જેના કુળમાં થાય તો એકોતેર પેઢીનો ઉદ્ધાર થાય તો મારા બાપદાદા જે વયા ગ્યા એ કોઈ ધર્મ આચરણવાળા કે ભગવાનને માર્ગે વળેલા નહોતા એ તો વ્યસની પણ ખરા નક્ષત્રિ અમે દરબારો બધા બાપુ દાયી એટલે એની રીતે વર્ત્યા હોય તો એનો કેવી રીતે ઉદ્ધાર થાય મહારાજ કે ભાઈ શાસ્ત્રોમાં લખ્યું છે એ સત્ય છે કેમ તમને કઈ શંકા છે કે એમનો કઈ રીતે ઉદ્ધાર થાય એ મહારાજ કે તમારો શંકા નું સમાધાન કરીએ એટલે સવા મે ઘરિભક્ત બેઠા તા એની સામે મહારાજે જોઈ ને ચપટી વગાડી જાઓ કરો સમાધિ અને એમના વડવાઓને ખોલી મળીને ખબર લઈ આવો જા ત્યાં તો ઉદ્ધાર તો હતું નહીં ચપટી વગાડી પેલા થઈ સમાધી ગયો ત્યાં ગયો ત્યાં ભગવાનના ધામમાં એના વડવાઓ બેઠા આવો આવો આવો આવો આંખમાંથી આંસુ આવી ગયા અમે તેટલા બધા ભાગ્યશાળી છે અમારા આચરણ જોતા અમે અહીંયા ભગવાનના ધામમાં પહોંચીએ નહીં પણ અમારા કુળમાં અમારા દીકરા સાક્ષાત પ્રગટ ભગવાન સ્વામિનારાયણ ના થયા એને પૂર્ણ પ્રતાપે અત્યારે અમે આ ભગવાનના ધામમાં બેઠા છીએ અમારા એવા ભાગ્ય કે અમારા દરબારમાં ભગવાન પુરુષોત્તમ સાક્ષાત એના ઉતારા થયા સંતોના ઉતારા થયા અનેક ભક્તો આવ્યા અમારા રોટલા જેમાં ઉત્સવ સમયે થયા એ પૂર્ણ પ્રતાપે અમે અહીંયા સુખમાં બેઠા છીએ પણ તમે આવ્યા બહુ સારું કર્યું કારણ કે જે સંપત્તિ જે ચીજ વસ્તુઓ મકાન માલિક જે કાંઈ હોય એ બધું ભગવાનને ભગવાનના ભક્તોને અર્થે વપરાય એમાં જ પરમ કલ્યાણ છે બાકી બધું તો બધું જૂઠું છે તો એક કામ થઈ ગયું તમે આવી વાતે મહારાજ જ્યાં બેઠા છે ભગવાન શ્રીજી પ્રભુ એની સામે જે પીપળો છે અમારા ફળિયામાં એ પીપળાથી ચાર હાથ આથમણી દિશા બાજુ તમે અલૈયાને કહેજો ખોદે ત્યાં અમે એક દેગડીમાં નવસો રૂપિયા દાઇટા છે એ રૂપિયા કાઢી લે અને ભગવાન સત્સંગમાં વાપરી નાખે એટલું પેલો ભક્તો જાગીને મહારાજ મહારાજ આવી રીતે બન્યું છે એટલે બધી વાત માંડીને કરી એટલે મહારાજ કે લ્યો દરબાર તમારા વડવાની ભાળે મળીને રૂપિયા મેળ્યા અલિયા બાપુ તરત ઓજા મહારાજ કે લાવો ઓજારો ત્યાં બધું ખોઈ અને નવસો રૂપિયા નવસો રૂપિયા હોય નાખીશું પણ મારા બાપ દાદા કોઈ રીતે નહીં એ આપના પ્રતાપે ત્યાં પહોંચાય એનો અમને અતિશય આનંદ છે એકોતેર પેઢીનો ઉદ્ધાર અવશ્યપણે થાય છે પરંતુ એમાં થોડું વિવેક છે એ બહુ ધીરે શાંતિ સાત પેઢીના જે પૂર્વજો મરીને જે સ્વર્ગમાં ગયા છે એક એક સ્ટેપ બાય વાત કરશું એટલે સ્વર્ગ વાત કરીએ ત્યારે સ્વર્ગ જ મગજમાં રાખવા નરક વાત કરીએ ત્યારે નરક યાદમાં રાખવા જે પૂર્વજો સાત પેઢી ના મરીને સ્વર્ગમાં ગયા છે પિતૃઓ એ પિતૃઓ પોતાના કુળમાં થયેલા ભક્તોનો અતિશય મહિમા સમજે વાહ વાહ ધન્ય છે આંખમાં આંસુ આવી જાય રોમાવલી ખડી થઈ જાય અમારા કુળમાં આવો ભક્ત થયો ધન્ય છે ધન્ય છે એવો અતિશય મહિમા સમજે તો એ જ ક્ષણે એ સ્વર્ગનો ત્યાગ કરીને ભગવાનના ધામને પામી જાય છે અતિશય મહિમા અને કરીને હવે જે મરીને પૂર્વજો સ્વર્ગમાં ગયા છે એને અતિશય મહિમા ન સમજાય પણ મહિમા જરૂર સમજાય કેવા ધન્ય છે ભગવાન જ ભજવા જેવા છે અને અમારા કુળમાં ભક્તિ કરનારો ભક્ત જન્મ્યો તો અમારા ધન્ય ભાગ છે એવો અતિશય નહીં પણ થોડો પણ મધ્યમ મહિમા સમજે પણ ભગવાન ભજવા એ જ મુખ્ય જીવનનું કર્તવ્ય છે એમ સમજે તો અહીંયા સ્વર્ગમાંથી તત્કાળ ત્યાગ સ્વર્ગનો કરી મહિમાનું બળ ઓછું છે ભગવત ધામને નથી પામતો પરંતુ સત્સંગમાં આવી મનુષ્ય દેહ ધારણ કરી સત્સંગ સ્વીકારી અને ભગવાનની ભક્તિ કરી ભગવાનના ધામ પામે સ્વર્ગમાં બેઠા છે એ મહિમા તો જાણે છે પણ એને સ્વર્ગ છોડવું ગમતું નથી તો એ લોકો સ્વર્ગમાં જેના પુણ્ય પ્રતાપે જ્યાં સુધી એનો કાળ છે સ્વર્ગના નિવાસનો એ કાળ પૂરો કરી પછી એ પૃથ્વી લોક ઉપર આવી સત્સંગમાં મનુષ્ય દેહ ધારણ કરી પછી ભગવાનની ભક્તિ કરીન ભગવાનના ધામ પામે છે હવે જે ત્યાં સ્વર્ગમાં પિતૃ બેઠા છે અને એ બાજુ પોતાના કુળમાં થયેલા ભક્તોનો મહિમા ન જાણે એને ખબર છે કે ભાઈ ભક્ત થયો છે પણ એમ જાણે કે એ ભક્ત થયો છે અમે ક્યાં કમ છે અમે એવા સત્કર્મો કર્યા છે ત્યારે અહીં પહોંચ્યા છીએ એ એ એની રીતે કરે છે અમે અમારામાં અમે કંઈ જેમ તેમ નથી અમારા કર્મોના કંઈ ખજાના ઓછા સત્કર્મો કરીને તો અહીંયા પહોંચ્યા છે એમ પોતાના સત્કર્મોનું જેને અભિમાન છે પણ ભગવાન ભક્ત કુળમાં થયો છે એનો જેને મહિમા નથી તો એનો ઉદ્ધાર થતો નથી એ સ્વર્ગકાળ પૂરો કરી ત્યાંથી એનું પતન થાય છે અને પછી એ મનુષ્યલોકમાં કે લક્ષચો રાશિમાં કર્મ અનુસારે પછી એ રખડપટ્ટીમાં ચાંઈલો જાય છે પણ એનો ઉદ્ધાર થતો નથી હવે જે પૂર્વજો મરીને ભક્તના નર્કમાં ગયા છે એમાંથી જે એમ સમજે કે અમારા ધન્ય ભાગ છે કે ભગવાન ભક્ત થાય એને પ્રતાપે આ નરક યાતના માંથી છે એવો જે મહિમા સમજે ને પોતાના ભક્તના કુળમાં છે એનો મહિમા સમજ્યા તો એ પૂર્ણ પ્રતાપે તત્કાળ બે બદ્રીકાશ્રમમાં જાય છે અથવા તો એના કર્મો એવા કઠણ ન હોય તો પૃથ્વી ઉપર પાછા સત્સંગમાં દેહ ધારણ કરે છે અને સત્સંગના જોગમાં રહી ભગવાન કરીને ભગવાન હવે જે નરક છૂટ્યા એ પિતૃઓ જો પોતાના કુળમાં થયેલા ભગવાનનો ભક્તોનો મહિમા ન જાણે અને ઉલટાની ઘૃણા કરે કે હશે એ તો ભગતડો છે હશે અને જે નફરત રાખે આટલા છૂટ્યા જાણ્યું છતાં તો એ ફરીથી પાછા નરકમાં પડે છે પણ એનો પછી ક્યારેય ઉદ્ધાર થતો નથી હવે જે પૂર્વજો મરીને સ્વર્ગમય નથી ગયા નરકમાંય નથી ગયા અને આ પૃથ્વી ઉપર ભૂત પ્રેત થઈને જે બીજી રીતે જે ભટક્યા કરે છે દેખા દેતા હોય છે ને ઘણા એ ભટક્યા કરે છે એ લોકો જો એમ સમજે કે અમારા કુળમાં ભગવાનનો ભક્ત થયો છે એનો મહિમા સમજે આદરથી એનું દર્શન કરે વંદન કરે અને પ્રેમથી એને અંતરિક્ષમાં રહીને પગે લાગે તો એટલા માત્રથી જે પિતૃઓ જે ભટકતા હતા એનો તત્કાળ એ ભટકણની યોનિમાંથી છૂટી જાય છે અને મનુષ્યનો દેહ સત્સંગમાં પામી પછી જો ભગવાનને ભજે સરખી રીતે તો ભગવાનને પામી જાય છે હવે જે પિતરીઓ ભટકે છે અને કુળમાં ભક્ત થયો છે છતાં એની નોંધ પણ ન લે प्रेम थे आदर थी दर्शन न करें तो यहाँ पित्रियों भटकता रहे थे यो उद्धार थत नहीं हमें पीछे एने यना छोड़ा हो पीना नारायण बलि वगैरह श्राद्धकर्म यज्ञादि करो भगवताधिक सप्ताह बेसाड़ो अच्छा पितृ छूटी जाए એ અલગ છે પણ મહિમા નથી સમજ્યો એટલે યોનિમાંથી છૂટી જાય પણ એને ભક્તના પ્રતાપે જે સત્સંગમાં દેહ મળે સત્સંગનો જોગ મળે સત્સંગ મળે એ પુણ્ય નથી એ પોતાના કર્મા અનુસાર લક્ષ ચોરાશીમાં ભટકી જાય છે હવે જે ભક્ત ભક્તના કુળમાં હાલ હવાલ અત્યારે જે બધા સંબંધીઓ છે એ સંબંધીઓ જો પોતાના સંબંધમાં જે ભક્ત છે એનો અતિશય મહિમા સમજે અતિશય હેત રાખે વાહ આવો ભક્ત ક્યાંથી મળે સારું આપણે નરસિંહ મહેતા થોડું થઈ જવાય છે પણ અમારા ભાગ્ય છે કે આવો ભક્ત થયો છે અખંડ ભગવાનને ધારી રહેનારો એમ સમજીને અતિશય હેત રાખે પણ હેત કેવું સારંગપુરના દસમા વચરામૃતમાં કહ્યું એવું કે જેમ અફીણ નું બંધાણ અફીણ મૂકી શકે નહીં એવી રીતે એનો હેત ક્યારેય તૂટે નહીં એનો સંગ મૂકી શકે નહીં અને પાંચ પાંચ ખાસડા જોડા પગરખાં રોજ મારે રોજ હવાજ ઉઠીને પાંચ ખાસડા મારે એટલું અપમાન કરે તોય એને એના હેત એક દોરો ઘટે નહીં પણ અતિશય મહિમા મહિમા મહિમાન રહે અને દાસભાવે એની સાથે હેત રાખી જ રહે તો એ જે સંબંધી છે એ કઈ સાધનો ન કરે તો પામે સંબંધી પામી જાય છે બસ આટલું આટલા હેતનો પ્રતાપ છે પણ ખમું પાંચ પાંચ ખાંસડા મારે જરીક વેણ કેવાય ગયું હોય તો પછી સામુ ન જોવે આવી સંભળાવે તો મહારાજે કહ્યું કે જે પોતે સંબંધી ભક્ત છે પણ એની સાથે જે દ્વેષ રાખે છે તો એની દિવસે દિવસે બુદ્ધિ ભ્રષ્ટ થતી જાય છે અને આખરે પંચમાં પાપ કરનારા જે નરક કુંડમાં જીવ પડે છે એ જ નરકુંડમાં એ પડે છે ભયંકર દુર્ગતિને પામે છે જે દ્વેષ રાખે છે અવગુણ લે છે અભાવ લે છે એની આ ગતિ થાય છે હવે જે પોતાનો સંબંધી ભક્ત છે એની સાથે દ્વેષ પણ નહીં बहु हेतप नही अमरा संबंधी छनी पाम में प्रवृत्त होने जो इने काई हो। तो ये कई सत्कर्मो कर स्वर्ग में जाए स्वर्ग काल पूरी पी ए पृथ्वी पर सत्संग में भक्त न संबंध प्रतापे मनुष्य नो दे पामे। सत्संग पे और पची जो सरखी रीजे भजन भक्ति करे तो यगवान भान ने पे હવે જે સંબંધી છે એને હિયત પણ નથી દ્વેષ પણ નથી સંબંધી છે એટલું જ જાણે છે નોર્મલી એની પોતાની રીતે પણ પાપકર્મ કરે છે દુરાચારી છે તો એ દેહ મૂકે ત્યારે નર્કમાં જાય છે નર્કમાં ભોગવે પછી જ્યારે પાછો ફરે ત્યારે ભક્તના સંબંધને પ્રતાપે એ સત્સંગ પામે છે અને પછી જો ભજન ભક્તિ કરે સરખી રીતે રહે તો એ પાછો ભગવાનના ધામને પામી જાય છે આટલું છે જો એટલે મૂળ વાત છે ભગવાનના ભક્તોની સાથે હેતભાવ રાખે તો સંબંધીઓ બીજબળ પામે છે અને સત્સંગ પામે છે ભાઈ શું ખબર આપણે કોઈ એવા એકાંતિક ભક્તોના સંબંધને નાતે એવી કંઈ એકોતેર પેઢીમાં ક્યાંય આવ્યા હશું અને એ પૂર્ણ પ્રતાપે આજે આપણે સત્સંગમાં દેહ ધર્યો અને સત્સંગ ઓળખાણો અને સત્સંગ મેળ્યો છે નહીં એવું હશે મોટે ભાગે હોઈ શકે એટલે હવે એ સત્સંગને સંબંધીને નાતે મળેલો સત્સંગ હવે જો સારી રીતે નિયમ ધર્મ ભજન ભક્તિમાં ભગવાનની નિષ્ઠાથી એમાં જો વળગીને પાર પાડીએ અને જો આંડાઓ કાંઈક બીજા તૂત ન કરીએ તો પાર પડીએ જો કાંઈક બીજું કર્યું તો વળી પાછું જે છે એ પછી આપણી પોતાની જવાબદારી છે બાકી એમ ન માનવું કેકોતેર ની વાત કરીએ તો આપડે બીજા નું કઈ નઈ તો થઈ જ જાય ને એમ વાત નથી પકડવાની એટલા માટે બહુ સ્પષ્ટ છે નરસિંહ મહેતા એ લખ્યું છે એ જાણવા જેવું છે ને સ્મૃતિઓ લખ્યું હોય છે ગ્રંથો લખ્યું છે શાસ્ત્રોમાં नरसिंह मेहता है थे। पे रही ग तो नरसिंह मेहता ए आज छो कपटर વણ લોભી ને કપટ રહીત છે કામ ક્રોધ નિવાર બણે યો તેનું દર્શન કરતા કુળ તાર્યા રે વિષ્ણવજન તો તેને રે જે પીડ પરાઈ જાણે રે વૈષ્ણવજન તો તેને રે કહી પર દુઃખે ઉપકાર કરે તો યે મન અભિમાન આણે રે વૈષ્ણવજન તો તેને રે કો લક્ષણો બતા વણ આ દુનિયાના કોઈ પદાર્થમાં માલ મિલકત વાળી વજીફા ગાડી બંગલા જમીન કરો બધે પદાર્થ માત્ર એવો અને કપાટ રહી છે ક્યાંય છળ પ્રપંચ કાવા દાવા છેતરા કરવાની એ જેના જીવનમાં વૃત્તિ પણ નથી એવો અને કામ ક્રોધ નિવાર્યા સ્ત્રી નથી રહી જળમૂળ થી નિવૃત્ત કર્યા છે એવો જે વૈષ્ણવજન છે એનું દર્શન કરવાથી એકોતેર પેઢીનો ઉદ્ધાર થાય છે તો જે સામાન્ય હોય એનું મતલબ આપણે બધા સામાન્ય માનો હોય તો આપણું આપણી પેઢીઓનું શું થાય ના એનું સારું થાય સત્સંગનો અને ભક્તિનો ભક્તનો પણ એ ભજન સ્મરણનો જેટલો પ્રતાપ છે શ્રીજી મહારાજે વચરામૃતમાં કહ્યું છે કે આ સત્સંગનો પ્રતાપ એવો છે કે પશુઓનું પણ કલ્યાણ થાય છે તો જે સામાન્ય ભક્તો છે એ પણ જો એ ભક્તોનો મહિમા સમજે એની સાથે હેત રાખે એની પાસે દુર્ભાવ ન રાખે એને પ્રત્યે આદર રાખે તો જરૂર એ બધા હેતભાવ રાખનારા પછી સંબંધી હોય તોય ભલે અને સંબંધી ન હોય તોય ભણે પણ એનો જરૂર જીવનું કલ્યાણ થાય છે ભગવાનના ભક્તમાં હિત રાખવાથી જ કલ્યાણ અને દ્વેષ રાખવાથી દુર્ગત આ એક સાદું સિમ્પલ સૂત્ર છે પણ મૂળ ગણી વાર શું થાય છે અગવડ પડતી નથી કારણ કે આ સામે નાના આપણે ભક્ત ગણી નાખ્યો એટલે પછી તો વાંધો નથી ગમે તમને ગમે ત્યાં હેરાન કરો શું વાંધો આવે એ ક્યાં ભક્ત છે ભક્ત તો હું છું એ આ વચના ના પાડે છે કે તો પછી દુર્ગતિજ થાય બઉ સરસ મજાની વાત છે શ્રીજી મહારાજે વડતાલમાં કાર્તિક સુધી એકાદશી નો જે સમયો કરે પ્રબોધતાલમાં સમયો કરેલો હજારો લાખો લોકો સમય એમાં વડનગર થી આવેલા સત્સંગી તમે આ આ પ્રસંગ તમે સાંભળો બે પ્રસંગ કહીશ પેલા હું તમને હેત કહું પછી આ કાલો બહુ મજા આવે હેતે કરીને ઉદ્ધાર અને દ્વેષે કરીને દુર્ગતિ જુનાગઢના નવાબ હામીદ ખાન એને ગુણાતીતાનંદ સ્વામીમાં હેત અને જે એ વખતના આપણા સંતો એને સ્વામીના સંતો કહે અને એમાં એને હેત કે બસ આ સાચા સાધુ છે આવા ફકીર ઓલિયા ક્યાંય નથી બસ એને એવો એને ગુણ સાજા થાય વિચાર થયો હું કઈ સત્કર્મ કરું તો એ પૂર્ણ પ્રતાપે કદાચ હવે હું સાજો થિવાન અને બીજા અમલદારો બોલાવ્યા કે મારી ઈચ્છા છે કે હવે કઈ સત્કર્મ કરો તો એ પુર્ણ પ્રતાપે બોલી કઈક હું સાજો થ એમ કરો બધા સાધુ ફકીરો જુનાગઢમાં જેટલા છે બધા આસપાસ બધા ભોજન કરાવો આપણે મારા તરફથી ભલે મહારાજ મંગળજી દીવાને બધી વ્યવસ્થા કરીને આખા જુનાગઢમાં નાનામાં નાની ડેરી હોય ત્યાંય પણ બધાને પાક્કા સીધા અને લાડુ જે એને જે જમવું હોય જમાડવાનું બધી વ્યવસ્થા કરી પણ મંગળજી દીવાને સ્વામિનારાયણ મંદિર અને એમના સંતો સાથે શ્રીજી મહારાજ સાથે પૂરો દ્વેષ एट्लेमने त्या रसोई न आपे आवाब ने मल्वा नवाब साहब कीधु क्यों भाई सबको भोजन कराया हाँ हाँ हाँ महाराज बधा भोजन कर स्वामी मंदिर के साधु को भोजन कराया ना भाई ये शुभ भोजन करा ये तो बड़ी बड़ी हवेली में रहते है उसको कहा कमी है અને હામિદ ખાન કે એ બડી બડી હવેલી માં રહેતે તો એ હવેલી ક્યાં તારા બાપ ને બનાવી હવેલી બનાવી એને શું અરે નફટ મંગળજી જેને ભોજન કરાવવું જોઈએ એને તે ભોજન કરાવ્યું નહી સ્વામી ના સાધુને જ ન જમાડ્યા એ ગુણાતી બાપ જ ન જમાડ્યા તે મારું શું માન્યું હવે એ જ વખતે પરિચારિકો થાળ લઈને જમવાનો આવે સાંજ હતો ને વાળું પણ નવાજ એટલું બધું દુઃખ થયું ને એટલે થાળ ને ઠેલો મારી પાછો ધકેલી દીધો લઈ જાઉં મારે ભોજન નથી કરવું જ્યારે સ્વામી સાધુ જમે ત્યાર પછી જ હું એમ કહીને ઉદાસ થઈને સુઈ ગયા હવે આ મંગળજી દિવા નર્મલદારો ફોપડિયા જ્યાં સુધી જમાડ્યા ત્યાં સુધી જમશે જ નહીં એટલે રાતના આઠ વાગ્યે મંગળજી દિવાનને અમલદારો બધા જૂનાગઢ મંદિરમાં આવ્યા સ્વામી તો પેલી થાંભીને ટેકે એ બધા સંતોને એ વખતે નિયમ ચેષ્ટા અને કથા વાર્તાને એ બધો પ્રસંગજી રાત્રે ચાલતો હોય એ બધા સભામાં આવ્યા એટલે સ્વામી તો મોટા માણસોને દિવાન જ આવ્યા એટલે તરત આદર સત્કાર આપ્યો બધાને બેસાડે આવો આવો બધાને બધા બેઠા મંગળજી દિવાને કહ્યું કે સ્વામીજી નવાબ તરફથી આજે આ બધા જ જૂનાગઢમાં બધા જ સંત ફકીરોને ભોજન હતું પણ અમારેથી તમારી રસોઈ આપવાનું ભૂલાઈ ગયું એમ જ કે ને એટલે ભૂલથી રહી ગયું છે તો માફ કરજો અને પણ હવે નવાબને એ ખ્યાલ આવ્યો અને અમને પણ ભૂલ સમજાણી તો હવે તમે સંતો જમશો ત્યાર પછી નવાબ જમશે એ ભૂખ્યા સુઈ ગયા છે એટલે તમે ભોજન કરો પછી જમશે અને રાજ તરફથી તમને ભોજન આપવામાં આવે છે બધા સાધુઓ જમો ગુણાદિત્યાાનંદ સામે કે ભાઈ હવે રાત્રે તો આઠ વાગ્યે શું જમે અને બધું પૂરું થઈ ગયું પણ હવે સવારમાં વહેલા નથી જમતા પણ છતાં એમને આઠ વાગ્યામાં શ્રૃંગાર આરતી થાય શણગાર આરતી ત્યારે થાળ ધરાવીને અમે બધા જ નવાબને એ જ છે એની આ પરિસ્થિતિ છે તો અમે બધા જ સંતો કૃપા કરીને આઠ વાગ્યામાં જેમ ધનુરમાસમાં થાળ ધરાય એમ અમે ધરાવી અને બધાને જમશું સારું સારું જે કાંઈ એના ખર્ચા પેટે આપું બધું આપ્યું દીવાનજી બધા ગયા સ્વામીએ બધા સંતોને આજ્ઞા કરી અને રાત્રે ચૂરમાના લાડુ બનાવવાની શરૂઆત કરી અને સવારમાં સાત વાગ્યામાં થાળ તૈયાર આઠ વાગ્યા થાલ ધરાવી ગુણાતીતાના સ્વામી પોતે બધા સંતોને ખૂબ જમાડી પ્રેમથી પીરસીને જમાડ્યા પોતે પણ જમ્યા અને પાંચ સાધુ બે પાર્સદને ત્રણ સાધુ એની સાથે ચૂરમાના લાડુ રોટલી દાળ ભાત શાક બે પડી મોટી મોટી સરસ રોટલી એ બધું થાળમાં લઈ અને સાડા આઠે ત્યાં નવાબને ત્યાં પ્રસાદ આપવા માટે મોકલ્યા કે જાઓ નવાબ ને આપ્યા નવાબ તો માંદા નો અમે નવાબ તો નવાબ કહેવાય સાડા આઠ વાગે હજી દાંતણ કરે તો તમારા કરતા સારા તમે દસ વાગે અગિયાર વાગ્યે એ સાડા આઠે માંદા હતા એટલે હું ઈચ્છ્યાય છે તમે સાજા નરવા સિંઘોડા જેવા થઈને અગિયાર વાગે દસ વાગે ઉઠો એ તો બહુ મહાપાપ કહેવાય એટલે દાંતણ કરે ત્યાં સેવકોએ કહ્યું કે મહારાજ નવાબ સાહેબ હા એ સ્વામી મંદિર છે સાધુ આએ આપણે પ્રસાદ લાય અચ્છા અચ્છા અચ્છા અચ્છા આને દો આને દો આને દો જલ્દી જલ્દી દાંતણ પૂરું કરી બાજોટ નાખી દીધું એના ઉપર બેઠા ક્યાં લાવ્યો પ્રસાદ લાવે લાવો લાવો એ સામે સરસ મજાના ચૂરમાં લાડુ દાળ ભાત શાક એ નવાબ ત્યાં ત્યાં જમવા માંગી લાડુ રોટલી દાળ બહુ જેમથી જમ્યા થોડું ઘણું સંતોષ તો નીકળી ગયા એટલે તરત પાછા દિવાનજી ને બોલાયા કે તમે અત્યારે ને અત્યારે જાઓ સ્વામી મંદિર માં જાય પાંચસો રૂપિયા રોકડા હજી ભેટ કરો અને બધા સાધુને જગન્નાથી ચાદરો ઓઢાડો અને પાંચ ગાયો આપણી ગૌશાળામાંથી સરસ મજાની દૂજણી સ વસ્તી લઈ અને સ્વામી મંદિરમાં ભેટ કરીને આવો ને મને ખબર આપો આટલું સવારના પોરમાં દાન કર્યું અને એ જ સમયે નવાબ સાહેબ જેમ મૂર્જાયેલા છોડમાં જેમ વરસાદ થાય ને જેમ સરસ મજાની મગફળી બધી કોયું મંડે એમ નવાબ એકદમ તાજા નરવા મીંડા થવા નવાબ થઈ ગયા સાજા લાલ ગલોટા જેવા થઈ ગયા હવે થોડા વર્ષો ગયા ત્યારે મહાપુરુષદાસજી સ્વામી જુનાગઢના જે ગોપાલનંદ સ્વામી સાથે ગુણાતી સ્વામી સાથે રહેલા એ મહાપુરુષદાસ સ્વામી બહુ મજાના પ્રસંગો એ જુન જામનગર ત્યારે તાજું બી થઈ જાય ભાઈ એટલે ત્યાં રાત્રે બે વાગ્યે મહાપુરુષદાસજી સ્વામી પાસે વિમાન લઈ અને શ્રીજી મહારાજ આવ્યા મહાપુરુષ દાસ સ્વામીને છડી અડાડીને ઉઠાડ્યા એ તો મહા સમર્થનુષી અડધી હા લો આમ કોઈ ને કીધું આ વિમાનમાં બેસી જ અરે પણ આમને કાળે પાણી ક્યાં ઉપાડો અહીંયા જ ખબર પડી જાય ને ભક્તિ હાલો મહારાજ કે બેસો હા બેઠા એટલે કે આપણે જુનાગઢમાં જવું છે નવાબ નું પૂરું થઈ ગયું જુનાગઢ શ્રીજી મહારાજ ઉતર્યા નવાબ જે શૈન ખંડ માં હતા ત્યાં ગયા સોટી અડાડી નવાબ ઉઠાડ્યા એકદમ જાગીને જોયું ત્યાં મહારાજ દર્શન હતા એકદમ ઓળખી ગયા અરે સ્વામી નારાયણ ખુદા એ ખુદા એ આધી રાત બીતે મેરે પર કૃપા કર કે મહારાજ કે તમારું આયુષ્ય પૂરું થઈ ગયું છે અમે તમને તેડવા આવ્યા છીએ આ વિમાનમાં બેસો અને અમારી સાથે ચાલો અરે પ્રભુ મેં બહુ પાપ કર્યા છે રોઈ પડ્યા નવાબ કે મેં તો મેં તો બહુ પાપ ક્યાં બહુ જ પાપ ક્યાં શ્રીજી મહારાજ શું બોલ્યા ભાઈ જોવા હે તે કરીને ક્યાં શું થાય શ્રીજી મહારાજ કે તુરે સ પાપ માફ ચલો અમારે સાથ નવાબ કેતો ચલો એ જ સમયે નવાબે દેહ મૂક્યો મહારાજો સ્વરૂપ ધારણ કરોલોક ના દરવાજે દરવાણી તરીકે મૂકી અને મહારાજ પાછા ફરી ગયા એક હે કરીને ક્યાંય પહોંચે નહી ત્યાં ગોલોક દરવાજે નવાબ ધરવાણી તરીકે રાખી મહારાજ ફર્યા પાછા જામનગર આવ્યા તમે જુઓ કેટલું થાય છે ને કલ્યાણ એટલું જ ખોખલો ડબ્બો હોય અને કાળું ભૂત જેવું એન્જિન હોય બક ભગ ભગ ભ કરતું હોય પણ એની સાથે જોડાઈ જાય એ દ્વારિકા કે જગન્નાથ કે રામેશ્વર પહોંચી જાય અને જગા મગા તમારે એસી કમ્પાર્ટમેન્ટ ડબો હોય પણ એ જો એન્જિન સાથે કાળુ ભૂત જાણીને ન જોડાય તો વર્ષો સુધી યાર્ડમાં પડ્યો રહીએ પણ ક્યાંય પહોંચે નહીં એમ ભગવાન ને સંતો સાથે જોડાય તો પહોંચી જાય પણ ગણાય જોડાઈ જાય છે પણ એ રોદો આવે છે ને પછી નીકળી જાય નથી ખડી જતા ટ્રેનમાં એ ખડી જાય છે એટલે એ ખડે એ પછી અકસ્માત બહુ કરે પોતે તો મરે પણ બીજા કેટલાય મારે એટલે ખડવું નહીં ભગવાન ભગવાનના ભક્તોને પકડી રાખવા આપણે સાધનો શું કરવાના છે ભાઈ એ કરીને કલ્યાણ છે એટલું સીધું સમજશે પણ દ્વેષથી દુર્ગતિ છે એનું સરસ મજાનું હવે પેલી વાત કરતો તો નહીં તો એક કાર્તિક સમય મહારાજે વડતાલ કરેલો હજારો લોકો આવેલા એ વખતે વડનગર થી મુગટરામ સત્સંગી એ પણ આવ્યા સત્સંગનો સમયનો ઉત્સવનો આનંદ લે છે એક મહારાજ પાટ ઉપર બેઠા છે બધા ભક્તો સંતો બધા આવતા હોય દર્શન કરતા હોય કથા વાર્તા મહારાજ કરતા નતા હજી તો બેઠા દર્શન સુખ લેતા હતા ત્યાં મુગટરામ આવી દંડવત કરીને મારા પગે લાગવા ગયા મહારાજ ની પાસે નાની પાતળી રાખતા મુગટરામ ને બે ત્રણ વળગાડી મુગટરામ તો હા સભામાં આવી સીધો આ પુરાણ કોઈ લાકડી મારવા માંડે તો બધા એમ થઈ જાય ને એટલે મારે એને મારા ખા એને એમ થાય કે આ શું થયું એટલે મુગટરામ તો ઝચકી ગયો અરે મહારાજ મને કામ માર્યો તો તારા ભલા માટે માયરો છે મહારાજ તમે જે કરો એ ભલું જ છે કારણ તો હશે ને કારણ તો હોય પછી મહારાજ કે મુકટરામ તને ખબર છે તો જન્માંતર શું હતો અરે મહારાજ એ મને ક્યાંથી ખબર હોય તો સાંભળ મુકટરામ તો જન્માંતર શું હતો હિરણ્ય ત્યાં નોકરીમાં તું હતો પેલો જન્ કશીપુ બીજો જન્મ રાવણ અને કુંભકર્ણ ત્રીજો કૃષ્ણાવતારમાં દંતવક્રમ શિશુપા આ જય વિજય ના શ્રપ ની કથા એ પેલો જન્મ જે જય વિજય ના શ્રાપ થી થયો એ હિરણાક્ષર હિને કશીપુ દયા ખાતો એની તું રક્ષા કરતો જેટલી તારા થી થાય એટલી એ પુણ્ય પ્રતાપે આજે તને તારા જે પાપ ના થર હતા એ ભોગવતો લોક લોકાંતરોમાં ભોગવતો ભોગવતો ભોગવતો પણ પ્રહલાદની સાથે હેત કરી તેથી આટલું સત્કર્મ થઈ ગયું અને આપનો યોગ થઈ ગયો પણ મારા બન માર્યો શું કામ મહારાજ કે આટલા લોક લોકાંતર ફર્યો તો તારા પાપ ઘસયા પણ થોડાક પાપ તોય રહી ગયા તા એટલે મરમો હોય પણ આપણે તો કશું સહન નથી થતું ને પણ એ ત્રણ લાકડી મોગટરામને મારી થયું શું ભાઈ એ જ ક્ષણે મુગટરામ ને આંખ નીચે તોય ભલે બહાર દેખે તોય ભલે જ્યાં કોઈ પણ ક્રિયા કરે સામે જ ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત મૂર્તિના દર્શન થાય ત્રણ સોટીમાં બધા પાપ બળી ગયા અખંડ ભગવાનની મૂર્તિ જાગ્રત સ્વપ્નમાં મૂર્તિ તદાકાર સાક્ષાત મહારાજ દર્શન થાય કેવું શું પણ બે દિવસ થયા ને મુગટરામ આવીને મહારાજ બેઠા ત્યાં આવીને પોખ મુકીને રડવા જ માંગ્યો મહારાજ કે મુગટરામ હવે શું છે તને શું દુઃખ છે તને સુખ્યો કરી દીધો હવે શું દુઃખ છે એ મહારાજ કહેતા શરમ આવે છે પણ મને દુઃખ છે બોલ એ મહારાજ તમે મને આ ત્રણ લાકડી મારી મને અખંડ આપની મૂર્તિના દર્શન થાય છે એટલે કહું છું ને કહેતા શરમ આવે છે પણ મહારાજ હું મારા ઘરમાં મોટો મારા મા બાપ ઘરડા મારો નાનો ભાઈ ઝુમખરામી સાવ નાનો વ્યવહાર બધો એ મારી માથે મારે વેપાર ધંધા સંભાળવાના તે અખંડ જે કઈ ક્રિયા કરું એમાં ના ના મારે ન દેખાય એમ નહી હું જયારે ધ્યાન ભજન બેસું પૂજામાં બેસું ત્યારે મને તમારી સાક્ષાત મૂર્તિ દર્શન થાય પણ આ બધી ક્રિયા કરતો હવે વેપાર બેઠો રૂપિયા ગણતો એમાં મને તમે આડા આવી જાવ એ મને સુખ નથી પડતું એટલે મહારાજ ઘરે જઈને મને ઉપાધિ થયા એટલે મહારાજ કે સારું જા જ્ઞાન ભજન કરવા બેસે ત્યારે સાક્ષાત મારું દર્શન થાય એવું નહીં પણ તું જયારે ઈચ્છે ત્યારે તને મારું સાક્ષાત દર્શન થશે જા આ ક્યાં પ્રહલાદ કેટલા લાખો વર્ષ ભટકતા ભટકતા એને ભગવાન ના ભક્તોના કરીને સત્સંગ યોગ આવી સ્થિતિ હ યનો ભાઈ નાનો ઝુંબખરામ એ થોડા વર્ષ પછી માં એને શ્રીજી મહારાજે દર્શન આપ્યું એ સત્સંગી હજી કથા જોજો તમે એ ઝુંબકરામ માંદો પડ્યો એને મહારાજે દર્શન દીધા કે ઝુંબકરામ આજથી દસમે દિવસે અડધી રાત્રે બાર વાગ્યે હું તને તેડવા આવીશ અને ત્યારે જેટલા હાજર હશે એ બધાને મારું સાક્ષાત દર્શન આપી છે એટલે કે જેને હાજર રહેવું હોય દર્શન કરવા હાજર રહે જય સ્વામિનારાયણ મહારાજ ભાઈ એટલે તરત એને મોટાભાઈ મુગટરામને બોલાવ્યા કે શ્રીજી મહારાજ આવ્યા મને કહ્યું છે દસમે દિવસે અડધી રાત્રે દર્શન આપીને મને તેડી જાય પણ જેને દર્શન કરવા બધા હાજર રહીએ ભલે બીજું કંઈક કીધું છે એટલે આમને કાંઈક સ્મૃતિ થઈ એટલે કે બીજું કીધું તો નથી પણ મારું એક કામ કરતો છે બોલ આપણા છે તાત ના હોય છે તારી એટલે કેતો હશે સારું ના પાડી દીધી કે બાપુજી તમે હવે મુગટરાખરામ પાસે જતા નહીં ભલે ઝુમ્બરામ ભજન કર્યા રાખે દસમો દિવસ છે હવે રાત પડી છે માવતર નું હેત છે એને થઈ છોકરો હમણાં દેહ મૂકી જશે મારો બિચારો બચુડો હવે એને મળીએ નહીં છે મોઢવી ન જોઈએ આ કેવું એટલે હેતે કરીને રેવાનું નહીં એટલે મા બાપ આવીને ઝુંબખરામ પાસે આવીને મીડ્યા હાથ ફેરવા દીકરા તને કેમ છે અને ઝું ઊભો થયો બેઠો થયો ને દાર બચકા એના મા બાપ ને બે હાથે ને પહોંચે જ્યાં આવે ત્યાં બચકા જ મીડ્યો ભર્યો તોડી નાખ્યા લોહી લુહાણ કરી નાખ્યા અને કાળી રાડ પાડી કે તું તો દીકરો છો કે શું છે આ મા બાપ ને બચકા ભરી લીધા તો મેં તમને નહોતું કહ્યું તમે મારી પાસે આવવા દેતા પણ એવું શું તારે વેર છે તો કે વેર છે મારે એ વેર રહી ગયું છે મારે એટલે મેં બચકા પી રહ્યા તો શું હોલિ ક્યાં ભગનું છે તો કે રામાવતારમાં હું ઋષિ હતો ઝૂંપડી બાંધીને તપ કરતો હતો વિસ્તારમાં ત્યાં આ ડોસો ડોસી બે ત્યારે ક્ષત્રિય હતા એ નીકળ્યા મારી ઝુંપડીને એને તાણી ખેંચીને ત્રાહી કરીને હલાવીને ઉખાડી નાખી એ વખતે મને વેર રહી ગયું છે એટલે જન્મ જનમ ધારણ એને ત્યાં કરીને એ વેર વાળવા માટે આવું છું એ વેર રહી ગયું છે એટલે આજે પાછો હજી એના છેલ્લે જન્મે મેં બચકું ભર્યું એટલે મુગટરામ કે હવે ભગવાનના ધામમાં જ અને હજી આ વેરની આટી આટલા લાખો વર્ષમાં જન્મ ધરી ધરીને તે વેર તો લીધું અને હજી જો વેર રાખીશ તો આમ ભગવાનના ધામમાં કેમ જવાય કારણ કે વેર મૂક્યા વગર તો જવાય નહીં આટી તને એટલે એની હાથમાં આંસો આવી ગયા કે ભાઈ વાત તો સાચી છે માવતર નહીં સમજાણું કે ભાઈ આવું જો આપણે એને કંઈ દેખાણું નહીં પણ જો આપણે આવી ભૂલ કરી હોય એટલે ઝુંબખરાના પગમાં પડ્યા ભાઈ અમારાથી એ વખતે કાંઈ ભૂલ થઈ ગઈ હોય તો એની અમે તારી પાસે માફી માગીએ છીએ અને અમને તું માફ કર અને ઝુંબખરા મુગટરામે કીધું કે બે જણા અરસપરસ માફી માગીને વેર મૂકી દો તો ભગવાનના ધામમાં જશો એટલે ઝુમકરામે માવતરને પગે લાગ્યા માવતર ઝુમ્મખરામને પગે લાગ્યા વેરની આંટી મૂકી અને અર્ધરાત્રિએ શ્રીજી મહારાજ આવ્યા સાક્ષાત બધાને દર્શન આપ્યા અને ઝુમ્મખરામને પોતાના ધામમાં તેડી ગયા આ વેર કેટલા જનો ક્યાં ક્યાં પીછા કરે છે એનો કોઈ હિસાબ નથી એટલે હેતે કરીને કલ્યાણ છે અને દ્વેષે કરીને દુર્ગતિ છે ભગવાનના ધામમાં રાગ દ્વેષો છે પ્રશ્ન એ ભગવાનના મહાત્મી નો પ્રશ્ન છે એમાં એવો પ્રશ્ન પૂછ્યો છે કે ભગવાનનો યથાર્થ મહિમા નિશ્ચય મહિમા સહિત નિશ્ચય હોય તો એ કેમ ઓળખાય એટલે શ્રીજી મહારાજે સરસ કહ્યું કે જેને પોતાના આત્માનું યથાર્થ જ્ઞાન હોય મતલબ આત્મનિષ્ઠા દ્રઢ હોય વૈરાગ્ય દ્રઢ હોય ધર્મ અને ભક્તિ પરિપૂર્ણ હોય તો એને ભગવાનનો મહિમાય સહિત યથાર્થ નિશ્ચય છે એમાં જો એકાદું વાનું કાચું હોય તો એને મહાત્મય સહિત નિશ્ચય નથી નિશ્ચય છે પણ મહિમા वैराग्य दृढ़ हो, हो, हो, हो भगवान यथार्थ महजा छे काचो हो समझना बी अर्थ एक निश्चय ए दृढ़ निर्धार करव કે ભાઈ મારે ડોક્ટર થવું છે એન્જિનિયર થવું છે મારે બારમા ધોરણમાં મારે ટકા માર્ક લાવવા છે જ્ઞાન સંબંધી નિર્ધાર દ્રઢ થઈ જાય એ શું છે ભાઈ આ સોનું છે આ ચાંદી છે આ ગાય છે આ લોખંડ છે આ મનુષ્ય છે આ લાકડું છે એ જે દ્રઢ નિર્ધાર થઈ જાય ઓળખાણ સાથે બી અર્થ છે પાક્કું થઈ જાય જ્ઞાન સંબંધી દ્રઢ નિર્ધાર પછી કોઈ રીતે એમાં ડગબાટ ન રહે લીમડાનું એક નક્કી થઈ ગયું કે લીમડો છે પછી કોઈ ગમે તેટલો ડર બતાવે તો મનમાંથી હા પડે નહીં ભાઈ લીમડો નથી પીપળો છે એમ થાય નહી એ જે દ્રઢ નિશ્ચય સંબંધી ઓળખાણ જ્ઞાન સંબંધી દ્રઢ નિર્ધાર એ નિશ્ચયનો બીજો અર્થ છે અને અહીંયા એ સંબંધી અર્થ છે આ નિશ્ચયના પાછા બે પ્રકાર છે એક સામાન્ય નિશ્ચય એટલે કે સામાન્ય ઓળખાણ અને બીજો મહાત્માય સહિત નિશ્ચય એટલે મહિમા સહિત નિશ્ચય આ ગાય છે તમે ગાય જુઓ તો તમને તરત થાય ને કે ગાય છે હવે એમ ક્યારેય થાય કોઈ ડર બતાવતી એમ થાય કે આ ગધેડો છે ગમે તેમ કરે તો સ્વપ્નમાં ગધેડો છે નિશ્ચય છે પાકો છે પણ એ નિશ્ચય સામાન્ય છે મહિમા સહિત નથી કેમ મહિમા સહિત નથી કે ગાયનો નિશ્ચય છે પણ દૂધ ભેંસનું પીએ છે ઘી ભેંસ ખાય છે ભેંસની સેવા ચાકરી કરીને પાળે પોસે છે એટલે સામાન્ય નિશ્ચય ગાયનો છે પણ મહિમા મહિમા જાણે છે કે ગાયના દૂધ ઘી વગેરે છે એ મહા અમૃત છે અને વાત શાસ્ત્રીય છે અને વૈજ્ઞાનિક રીતે આજના જમાનામાં સાબિત થઈ ચૂકેલી છે કે ગાયના ઘી ઓળખીતા હાર્ટ સર્જરી થઈ હોય ને તો પછી ત્યાં ગુરુકુળ આવે થોડું ઘી આપજો ને કે ડોક્ટરે કહ્યું છે કે ગાયના ઘીમાં બનાવીને થોડો શીરો આપજો નહીં અપાય ગાય નું ઘી અમૃત છે એ નડતું નથી જ્યાં સુધી લોકો ગાયો પાડતા પીવા જેવું છે મને કે તમે ભેંસ પીવો ખબર પડે એક એટલે હવે પીધું જ નહી હોય પણ ગાય દૂધ ઘી અમૃત છે ઔષધ છે અને એ ઘી પાછું દહીં દૂધ જમાવે દહીં ગોરસ કરે પછી એને વલોણાથી માખણ કાઢીને અને માખણને ધીમે ધીમે તાવીને જે ઘી બનાવવું હોઈએ બાકી ડેરીઓમાં જે કાઢીને પછી એમાંથી ઘી બનાવીને જે તમને ડબલા આપે છે શુદ્ધ ઘીના એ ઘી શુદ્ધ છે પણ ઔષધિ ગુણ બદલી જાય છે એટલે એની જે મેથડ પ્રમાણે વલોથી જે થાય છે એ ઘી અમૃત તુલ્ય છે પણ આ તો એક ખાલી ઔષધિય આયુર્વેદ શાસ્ત્રી પ્રમાણે મહિમા છે પણ ધર્મની દ્રષ્ટિએ જે ગાયનો મહિમા સમજો કે ગાય એ બીજા પ્રાણી જેવું પ્રાણી નથી એ તો દેવતાઈ પ્રાણી છે રૂવાડે રૂવાડે દેવતાઓનો વાસ છે એના શરીરમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ કહેવાય છે એટલે તો બળે હોય ત્યારે એને પૂંછડાને પગે લાગીને પૂજન કરે છે અને ખરેખર દેવતાઈ પ્રાણી ન હોય તો ભાઈ આટલું પવિત્ર પ્રાણી જો ન હોય હજી મનાતું નથી પણ જો પવિત્ર પ્રાણી આટલું ન હોય તો એના મળતાઓની પૂજામાં વપરાય ગાય છાણ ને પેશા શું છે મળે પણ દેવતાઓની પૂજામાં ગૌ છાણ દેવતાઓની પૂજામાં ગૌમૂત્ર કોઈ પ્રાણી મૂત્ર ઠાકોરજી અભિષેકમાં વપરાય હાથ નો ધોઈ આવે તો ઠાકોરજી પાસે ના આવે જી મૂર્તિ નો અભિષેક કરોરણ કરો ગૌ છીપો ઠાકોરજી ખુશ થાય બોલો નહી તો છે શું બિલકુલ સાદી દ્રષ્ટિએ મળશું છે આવી કેટલું પવિત્ર પ્રાણી છે કેટલું દેવતા પ્રાણી છે કે જેના મળત્ર પૂજાય છે દેવતાઓ સ્વીકાર કરે છે એવો જે મહિમા કે જેટલે જ શ્રી કૃષ્ણ ભગવાન ઉઘાડે પગે એની સેવા ચાકરી કરી છે અને ગાયોની સેવા ગાયોને ઘાસ ગાયોની આ બધી બરદાસ કરનારાને ભાગવતના પાઠ કર્યાનું પુણ્ય મળે એમ ભાગવતના મહાત્મહિમા લખ્યું છે આટલો બધો મહિમા છે એવો જે સમજ્યા એના માટે તન મન ધન બધું ખર્ચી નાખે છે જીવન કુર્બાન કરી નાખે છે ગાયમાં એ ગૌ ભક્તો થઈ જાય છે એના માટે સર્વસ્વ ગાય છે એવો જે યથાર્થ મહિમા સમજાય એના માટે ગાય સર્વસ્વ છે પૂજની આરાધ્ય દેવતા માં જેવા છે એટલી એટલી મહિમા એને એને ગાયનો યથાર્થ મહિમા સમજાયો કહેવાય બાકી બધાને સામાન્ય મહિમા છે એવી જ રીતે ભગવાનનો સામાન્ય અને મહિમા એ યુક્ત નિશ્ચયના ભેદ છે ભગવાન રામચંદ્રજી હા ભગવાન છે કૃષ્ણચંદ્રજી ભગવાન છે સ્વામિનારાયણ પ્રભુદક ભગવાન છે એ સૌ માને જ બધા અહીં બેઠા છે માને જ એટલે ત્યાં આવ્યા છે પણ એ સામાન્ય નિશ્ચય છે ભલે સત્સંગી હોય તો પણ સામાન્ય નિશ્ચય છે મહિમા સહિત નથી કારણ કે મહિમા સહિત નિશ્ચય નથી અને સામાન્ય નિશ્ચય છે એટલે ધર્મમાં કાચું છે ભક્તિમાં દેવદર્શન પૂજા પાઠ થવાય તો થાય પાંચમાળા થાય પરાણે પરાણે ચાતુર્માસમાં નીમ લેવડાવી તો થાય બાકી થતું નથી અને આત્મનિષ્ઠાની તો દિશુજી નથી અને વૈરાગ્યની ગંધ નથી પણ જો એને યાર્થ ભગવાનના સ્વરૂપનો મૂર્તિનો મહિમા સમજાય જાય તો એના ધર્મમાં કચાશ ન રહે અને ભગવાન અપાર હેત થઈ જાય અને આત્મનિષ્ઠાને વૈરાગ્ય આપોઆપ સિદ્ધ થઈ જાય આટલો એનો મહિમા છે જાણવાથી જાણે અને આ દ્રઢ થઈ જાય એટલે કહું આ વચનામત માં મજાની વાત છે યથાર્થ ભગવાનનો મહિમા સમજાય તો આત્મનિષ્ઠા આપોઆપ સિદ્ધ થઈ જાય આત્મનિષ્ઠા શું છે કે હું દેહ નથી હું બ્રહ્મરૂપ એવો આત્મા છું દેહ ભાવ ટળી જાય અને માન અપમાન સુખ દુઃખ એ બધા ગમે તેવા આવરણ આવે તો પણ એને સહેજ પણ દગાવી શકે નહીં એને આત્મનિષ્ઠા કહેવાય એવી આત્મનિષ્ઠા જો છે તો ભગવાનનો મહિમા યથાર્થ સમજ્યા છીએ આ હોય તો હોય નહીં તરત સમજવાનો ગઈ મહિમા સમજાયો નથી એટલે મુક્તાનંદ સ્વામી પ્રથમના છપ્પન સ્વરૂપ છે નક્કી કર્યું હોય છે નિર્દ્રઢ નિશ્ચય કર્યો હોય છે આત્માના સ્વરૂપ તો પણ ઇન્દ્રિયો અંતકરણ વેળો આ જીવ ભળીને સંકલ્પ વિકલ્પ યોગ્ય પાછો દુખ્યો કેમ થઈ જાય છે એટલે શ્રીજી મહારાજ કે સ્વામી શાસ્ત્રમાંથી વાંચીને કે સાંભળીને કે કોઈ મોટા પુરુષને મુખેથી આત્માની વિક્તિ સાંભળીને આત્મનિષ્ઠા દ્રઢ થતી નથી એ તો જેને જેટલો પોતાના ઈષ્ટદેવને વિશે મહિમા દ્રઢ નિષ્ઠા અને ઉપાસનાનું બળ એટલો જ એને દેહ આત્માનો વિવેક થાય છે અને પોતાનો આત્મા જુદો સમજાય છે પણ આત્મનિષ્ઠા દ્રઢ કરવા માટે ભગવાનનો અતિશય મહિમા વિચારવો એ જ શ્રેષ્ઠ સાધન છે હવે એ મહિમા સમજવો એની દિશા જુદી છે જુઓ આ સૃષ્ટિ છે એ પાંચ તત્વોની બનેલી છે પૃથ્વી જળ તેજ વાયુ ને આકાશ પૃથ્વી એટલે માટી જ પૃથ્વી નથી લોઢું ચાંદી સોનું આ લાકડા જેટલો ઠોસ પદાર્થ છે આપણા શરીરમાં હાડકા માંસ જે નખ કેશ આવે ઠોસ પદાર્થો છે આ બધું પૃથ્વી છે અત્યારે માઇક લોખંડ છે તો એ પૃથ્વી તત્વ જ છે મૂળો દોડો છે એ દોળી પૃથ્વી એટલે કે માટી છે અને પહેલી કાળી માટી છે પણ જે બધા પૃથ્વીના એટલે કે માટીના જ પદાર્થો છે પણ એકલી માટીમાંથી આ સૃષ્ટિના પદાર્થોનું સૃષ્ટિનું સર્જન નથી એમાં પાણી પણ છે અગ્નિ પણ છે વાયુ પણ છે આકાશ પણ છે આપણા શરીરમાં જે લોહી છે અને અંદર જે જળ છે એ જળ તત્વ છે અંદર જે વાયુ ફરે છે એ વાયુ તત્વ છે અને અંદર જે અવકાશ સ્પેસ છે પોલાણ છે એ આકાશ છે આવી રીતે પાંચ તત્વો ભેળા થઈને સૃષ્ટિનું સર્જન છે પદાર્થોનું સર્જન છે મિશ્રણ સમજવા જેવું છે પાંચેયનું પૃથ્વી જે તત્વ સૃષ્ટિમાં છે એનાથી દસ ગણું મલ્ટીપાય ટેન દસ ગણું જળ છે દસ ગણું જળ જાય ક્યાં છતાં આપણે જ્યાં નજર કરીએ ત્યાં આપણને પૃથ્વી જ દેખાય છે ઠોસ પદાર્થો દેખાય છે જળ દેખાય છે નથી દેખાતું પણ જેને જળની દ્રષ્ટિ થાય દ્રષ્ટિ સૂક્ષ્મ થાય અને જળની દ્રષ્ટિએથી વિચારે તો જ્યાં જુએ ત્યાં એને જળ જ દેખાય પાણી જ દેખાય પણ પૃથ્વી એની નજરમાં આવે નહીં કારણ કે એની દ્રષ્ટિમાં બદલાઈ ગઈ હવે એ જળ છે એનાથી દસ ગણું તેજ અગ્નિ છે એટલે જે અગ્નિની દ્રષ્ટિએ જોવે અને અગ્નિની દ્રષ્ટિને પામે તો એને જળ પૃથ્વી નજરમાં ના આવે કેવળ અગ્નિ જ નજરમાં આપણા શરીરમાં પણ અગ્નિ છે આ ભૂખ લાગે છે ભોજન પચે છે શરીર અઠાણું ગરમ રે છે એ અગ્નિ તત્વ છે એમ અગ્નિ પૃથ્વી કરતા સો ગણો વધારે છે છતાં આપણને પૃથ્વીની સ્થૂળ દ્રષ્ટિ છે એટલે બધે પદાર્થો દેખાય છે પૃથ્વીના પણ પેલી દ્રષ્ટિ આવી નથી હવે એ અગ્નિ તત્વ છે વાયુ છે આકાશ પૃથ્વી કરતા દસ હજાર ગણો થયો છતાં આપણને આકાશ ની દ્રષ્ટિ નથી એટલે બધે પૃથ્વીની દ્રષ્ટિ હોવાથી પૃથ્વી દેખાય છે હવે એ આકાશ જે છે એ મહ એક અંશમાંથી પેદા થાય છે એક અંશમાંથી આવો વખુંબર બ્રહ્માંડ નો આકાશ એ મહત્વના એક અંશમાંથી પ્રગટ થાય છે મહત્વની મહત્વની વાત છે ને અને પાછું આ થોડુંક આજે આમ સેટઅપ નથી એટલે આમ રસની ધાર વેતી નથી એટલે દસ ગણો આકાશ એ આકાશ પાછો મહત એક અંશમાંથી મહત્વ પ્રકૃતિના એક અંશમાંથી પેદા થાય છે એટલે પ્રકૃતિના દ્રષ્ટિએ જુએ તો જ્યાં જુએ ત્યાં પ્રકૃતિ દેખાય પણ મહત્વ નજરમાં ન આવે એ પ્રકૃતિ પુરુષના એક અંશમાંથી પેદા થાય છે લીન થાય છે હવે આ પુરુષ પ્રકૃતિના બધું છે એ જાણવા માટે બીજા વચ્ચેના ચર્ચા થઈ છે જાણી લેજો પણ અત્યારે લાંબુ નથી કરતા નહીં પુરુષ શું એ વળી પ્રશ્ન થાય એ પ્રશ્ન જાણવા માટે સાંભળજો બીજા તો એ પુરુષના એક અંશમાંથી પ્રકૃતિ પેદા થાય એટલે પુરુષની દ્રષ્ટિએ જોવે તો પ્રકૃતિ નજરમાં ના આવેલો પુરુષ જ આવે એ પુરુષ મહામાયાશમાંથી આવા અનંતકોટી જે પ્રધાન પુરુષ છે જેને કહેવાય છે પ્રકૃતિ માયા મને બોલ્યા અનંત કોટી પ્રધાન પુરુષ ઈ એક એક બ્રહ્માંડના સર્જક છે એટલે અનંતકોટી બ્રહ્માંડો છે હવે એવા પ્રધાન પુરુષ અનંત પુરુષો એ મહામાયા પેદા થાય છે એટલે મૂળ પુરુષ એની દ્રષ્ટિએ જુએ તો મૂળ પુરુષ જ છે પણ બીજું કશું છે નહીં એની દ્રષ્ટિને પામે બીજું નજરમાં આવે જ નહીં એ મૂળ પુરુષ અક્ષર બ્રહ્મ જે સર્વત્ર વ્યાપક છે એના એક સોપારી જેટલા દેશમાંથી પ્રગટ થાય છે લીન થઈ જાય છે તો અક્ષર બ્રહ્મની દ્રષ્ટિને પામે એની દ્રષ્ટિએ સચ્ચિદાનંદના બ્રહ્મની દ્રષ્ટિએ જુએ તો સર્વત્ર અક્ષર બ્રહ્મ છે બીજું કાંઈ નજરમાં આવતું નથી હવે એ અક્ષર બ્રહ્મ છે એના અધિપતિ ભગવાન સ્વામિનારાયણ અક્ષરાધિપતિ પુરુષોત્તમ છે એની દ્રષ્ટિએ જયારે જોવે ત્યારે સર્વત્ર પુરુષોત્તમ નારાયણ દેખાય બીજું કશું જ દેખાય નહીં ત્યારે એના તમામ આજે પ્રકૃતિના માયાના જે કાંઈ કારણો પુતળા ને ભાવના બધું છે બ્રહ્માંડો ઓગળી જાય ત્યાં પછી આ દુનિયાના પદાર્થો સ્ત્રી પુરુષની આકૃતિ આવે નહી દેખાય જ નહીં પેલા પ્રકાશ એટલો હોય વધારે લાઈટ હોય તો આપડે આખી ટ્રક નથી દેખાતી બહુ પ્રકાશ હોય તો ટ્રક દેખાય છે હેલો ટ્રક પેલા ધીમે ધીમે કરી તો એટલે સાયકલ આર્યા ભટકાય ગયો એટલે સાયકલ વાળો એટલે હવે સાયકલ વાળો કે ભલા માણસ બ્રેક તો મારવી જોઈએ ને હોયું કે બ્રેક મારી શું તો આખી ટ્રક મારી તોય તો હેલો નહીં પ્રકાશ એટલો બધો હોય તો આખી ટ્રક નથી દેખાતી તો એ પુરુષોત્તમનો જયારે પ્રકાશ પામે છે ત્યારે બ્રહ્માંડમાં જે કઈ માયાના કાર્યો છે શ્રી પુરુષની તમામ જે આકૃતિઓ છે ઓગળી જાય છે શું થાય છે પોતાનું સાક્ષાત બ્રહ્મરૂપે દર્શન થાય છે અને બ્રહ્મરૂપે રહ્યો થકો જ્યાં જુએ ત્યાં એને પુરુષોત્તમની મૂર્તિ સિવાય પછી બીજું કાંઈ દેખાતું નથી આવો જે મહિમા સમજે એને આત્મનિષ્ઠાની દ્રઢ સ્થિતિ થાય છે એ સ્વરૂપાનંદ સ્વામી દેશ દેશાંતર ગુર્યા ત્યારે દાદાના દરબારમાં દંડવત સ્વામી હ કેવો સત્સંગ થયો અને લોકો કેવાક છે ત્યારે સ્વરૂપાનંદ સ્વામી કે મહારાજ અરે ગુરુ મહારાજ મનુષ્ય હિ દેખા ને લીમડી કે નીચે હિ મનુષ્ય હે ઓર કહી નહીં હે ભગવાન ને ભગવાન ભક્ત એની આકૃતિઓ સ્વરૂપાનંદ સ્વામી નજરમાં આવી નહી બોલો સ્થિતિ જોવો કેવા ઘરેણાઓ પડ્યા છે કઈ નજરમાં ના આવ્યું ત્યારે કોઈ બોલ્યું કે ભાઈ માણસો જ જોયા નહીં તો મહારાજ એને કલ્યાણ કોના કર્યા છે ત્યારે શ્રીજી મહારાજે કહ્યું સાંભળો કે એ વર્તમાન ધરાવે અને પછી નિયમ પાળે અને પછી ભગવાનના ધામમાં જાય કલ્યાણ થાય એ બીજા ને પણ આ સ્વરૂપાનંદ સ્વામી ને કરવાનું નહીં એનું દર્શન કરે એના માત્ર જીવ છે એ ભગવાનને પામે એવા ભગવાનના મહિમા નો પ્રતાપ છે અને એ સંત દાસજી કેવી ભગવાનના મહિમા જે જાણ્યા એની કેવી સ્થિતિઓ હોય આ ભગવાન મહિમા જાણ્યા થકી થાય કેવી અમીર સરોવર કચ્છ ભુજમાં ત્યાં સંતો સાથે મહારાજ નાવા પડ્યા એ બધા નાઈ ને બહાર નીકળી ગયા સંત દાદી પણ સાથે બધાએ વસ્ત્રો પહેરી લીધા પછી મહારાજ ને સંતો કીધું મહારાજે સંતબકી મારી હજી નીકળ્યા નથી મહારાજ કે ભલે રહ્યા એમાં અરે ત્યાં છે જ નહીં ભલે અહીંયા હમીર સરોવરમાં ડૂબકી મારી તો એ તો અહીંથી ગયા સીધા બદ્રિકાશ્રમમાં સીધા બદ્રીકાશ્રમમાં છ મહિના જેવો સમય વ્યતિત થઈ ગયો પછી સચ્ચિદાનંદ સામે ત્યાંથી પાછા વળ્યા હવે કેટલા મહિના નીકળી ગયા ફરતા ફરતા ફરતા ફરતા અલમસ્ત બ્રહ્મરૂપ દશા કેવી જોગીની સ્થિતિ હશે તે જેતલપુર પણ રસ્તામાં શું થયેલું અમુક એવા નટખટી લોકો મળી ગયા સાદું અલમસ્તા જાણી અને પેલા નટખટી લોકો તેમાં કપડાં ખેંચી લીધા તો આમને ક્યાં દેહનું ભાન હતું આપણને દેહભાન હોય તો કપડું ખેંચે તો કઈ થઈ જાય આમને તો કઈ છે નહીં ચાલે એમને દિગંબર અવસ્થામાં ફરે છે વિચરે છે તળાવની પાળે બેઠા છે બાલ બધા વધી ગયા છે અલમસ્તા દશા છે સ્નાન નું તો કઈ આવતું જ નથી કારણ કે આખું બ્રહ્મરૂપ દશા છે એની શું કલ્પના કરીએ તો આમ એમ થાય કે આ સ્થિતિ કઈ હશે એમ તળાવની પાળે બેઠા છે એમાં આશજીભાઈ જેતલપુર ના સ્નાન કરવા આવ્યા એમણે આમને જોયા હવે ઓળખાય તો નહીં એટલે આ દિગમ્બર નામને બેઠેલા એટલે આશજીભાઈ ને એમ થયું કે આને બેવ કલ્યાણ થાય એવા શબ્દો કહું એટલે ત્યાં આવીને કે સાધુ મહારાજ આમ કૂતરા ગધેડાની જેમ ઉઘાડે રખડે કલ્યાણ ન થાય કલ્યાણ જોતું હોય તો આજ ભગવાન સ્વામિનારાયણ પ્રગટ છે એને મળો એના સાધુ થઈને રહ્યો અને ઈ કેમ નિયમ ધર્મ પાડો તો તમારું કલ્યાણ થશે બાકી જાયશો હોળના ભાવમાં અને જો કલ્યાણ જોઈતું હોય તો એના સાધુ આજે મારે ઘેરે છે મારા ગામમાં છે તમે કહેતા હો તો તમને લઈ જાઓ એટલે હા પાડી એટલે સંતુ કઈ મહારાજ સાધુ છે નામ સ્વામી ના જોતા આવ્યા સાધુ બેઠા હતા એ સાધુ ઓળખી ન શક્યા દિગમ્બર અવસ્થા બાલવાલ બધે બધી ગયા એમને રોડ અવસ્થા સ્નાન અધિકારી હતું આવીને બેઠા એટલે સંતો એ લીધા કે આ ભગવાન ભજવા નીકળ્યા હોય મોક્ષ જોઈતો હોય તો સ્વામિનારાયણ ભજો આજે પ્રગટ છે એને મોકો મળ્યો છે અવસર મેળ્યો છે અને આ મનુષ્યનો દેહ મળ્યો છે તો આમ રખીડે નહીં થાય આવી રીતે કેટલાય પશુ પક્ષીઓ રખડે છે એમ તો માછલાય જળમાં રે છે બકરાઓ દાઢીબાળ વધારે છે વળવાંગણા મુદ્દે માથે તપ કરે છે અને વાંદરાઓ ફળ ફલાહાર કરે છે પણ કોઈને કાંઈ વૈકુંઠ મળતું નથી ઉપદેશ આપવા માંડ્યા એટલે સંત આજે ધીમેથી પછી બોલ્યા મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી બધા સંતો ક્યાં છે સ્નાન કરાવ્યા વાલ ઉતરા વસ્ત્રો પહેરાવ્યા અને પછી કાર્યાની મહારાજ પાસે લઈ આવ્યા મહારાજ આવ્યા ને જોયા સામે દોડીને મહારાજ ભેટી પીડ્યા અને કીધું કે આ સંતદાજી હમીર સરોવર માં ગયા તા એ આજે આવ્યા છે આવે આ મહિમા પુરુષોત્તમ ના સમજવાથી આવી સ્થિતિ થાય છે પણ એ તો ઓલમોસ્ટ પણ સત્સંગ ની પ્રવૃત્તિઓનો સ્વીકાર કરે અને જે સભાન બધા ધર્મો નિભાવે દયા કરીને તો જે પુરુષોત્તમનો એવો મહિમા સમજ્યા છે એની સ્થિતિ દેહાતીત જ હોય ગુણાતીત જ હોય એ ગુણાતીતાનંદ સ્વામી એ ગોપાલનંદ સ્વામી એ પર્વતભાઈ એ ગોવર્ધનભાઈ એમની સ્થિતિ સત્સંગમાં હોય આપણે જેમ વ્યવહાર રાખતા હોય પણ એની દશા પુરુષો તમનો મહિમા જાણ્યા એની સ્થિતિ દેહાતી આત્માનંદ સામે ગુમડું થઈને જીવડા પડ્યા એમાં આમ જીવડા પડી ગયા હોય ને મુંડા પડ્યા ને એ આમ હેઠા પડી ગયા તો આત્માનંદ સ્વામી લઈ લઈને પાછા ઘારામાં મૂકે અરે લે ખા ખા ત્યારે છે ભૂખા મર જાય લે છે ને દેહ ના હવે આપણે ઘણા ટોલો લઈ ગણ ટાપા દઈને પડાવી દે અને આ એમ કે છે કે તું ખા ત્યારે ખા છે હવે દેહના ભાવ જ નથી જો કેવી સ્થિતિ એટલે આત્મનિષ્ઠાની પરીક્ષા ક્યાં જયારે દેહમાં સુખ દુઃખ આવે કોઈ અપમાન કરે ભૂખ તરસ લાગે અને જયારે મોત સામે આવે ત્યારે આત્મનિષ્ઠાની કસોટી જેને જેટલો મહિમા ભગવાનનો એટલો એમાં સ્થિર રે નહી હાકા થઈ જાય એટલો જ આત્મા એમાંથી એને પોતાની સ્થિતિ થાય નહીતર દે ભાવ પાછો તરત ભેળો થઈ જાય ટાણે ભેળો થઈ જાય પેલો જરાસંધ હતો ને એને ભીમ દોડી જુદો કરે પાછા બે ફાડીયા હળ કરતા ભેડા થઈ જાય પાછો કરતો આવીને આમે ઉભે રહી જાય લાગે કેવું બે ચીરીને ફાડા નાખી દે અને પાછા બે ફાટા દોડી પાછા ચોંટી જાય તમે સવારે દાંતણ કરો બે ચીર્યું આમ નાખો ડગડ કરે અરે કેવું લાગે ધો હતો તોય આવો હતો ન હતો તો કેવો હતો કેવા બળવાન પણ પછી ભગવાન શ્રીકૃષ્ણ એને ઈશારો કર્યો અને કીધું કીધું ફાડા કરી નાખે અને વચ્ચે શિવલિંગ કરી દે અને પછી શિવલિંગ ભીમે કર્યું અને ફાડા આવ્યા પણ બે ફાડા અટકી ગયા અને જરાસંગનું મૃત્યુ થયું એમ સત્સંગમાં સાંભળીને કે ભગવાનને બળે એ નિષ્ઠા આપણે આત્મનિષ્ઠા થઈ હોય પણ એમાં ભગવાનના મહિમાનું શિવલિંગ પધરાવે પછી એને દેહભાવ ભેળો થતો નથી આ રચનામૃતની આ મહિમા છે ભગવાનના મહિમાની આ મહિમા છે પણ જેને જેટલો ભગવાનનો મહિમા એટલી જ એની દ્રઢ આત્મનિષ્ઠા આત્મનિષ્ઠાની કસોટી મોત સામે આવે ત્યારે એ અખંડાનંદ સ્વામી જંગલમાં જતા હોય છે સારું થયું કોઈના ખાવામાં તો ઉપયોગ આવ્યો ને ભય નથી કારણ કે આત્મનિષ્ઠ છે આ અયોધ્યા બાપા આપણે અયોધ્યા મહારાજ પૂજામાં બેઠા હોય અને ચાદર ઓઢાડી જે પાર્ષદે અને સવારના પુર માં પૂજા કરે આવો વિછી એને ડંખ મારે પણ તોય એની માનસી પૂજા પૂજા એમ જ ચાલુ રહી ગજબ છે ને આ તો વિચાર કરીએ તો ખબર પડે વિછી ડંખ મારે અને છતાંય એની પૂજા જે કલાક બે કલાક જે ચાલતી એમ જ કરતા રહ્યા એ મહિમા થી આત્મનિષ્ઠા દ્રઢ થયા વગર થાય પછી પૂજા પૂરી થઈ પછી પાર્ષદને કહ્યું પાર્ષદા ચાદર લેજો અને લઈને જ્યાં જોયું ત્યાં તમે વિછી નીકળી એટલે આ ભગવાનના મહિમા સમજાથી દ્રઢ આત્મનિષ્ઠા થાય છે અને એમાં સ્થિર રહેવાય છે જેને જેટલી આત્મનિષ્ઠા દ્રઢ દેહભાવ જેનો જેટલો ઓછો એટલો જ એને ભગવાનનો યથાર્થ મહિમા જાણો છે હવે છે વૈરાગ્ય કોઈ જગ્યાએ એને કોઈ પદાર્થમાં આ લોકમાં ક્યાંય આસક્તિ એ વૈરાગ્ય પણ જેને ભગવાનનો મહિમા સમજાય એને વૈરાગ્ય થાય મન જાય છે ત્યાં સુધી એને ભગવાનનો યથાર્થ મહિમા જે અલૌકિક મહિમા છે જાણ્યો જ નથી જો એને મહિમા જાણ્યો હોય તો એને વિષયોમાં પ્રીતિ રહે નહીં જીવનો સ્વભાવ એવો છે શું કે ઉત્તમ વસ્તુ મળે ત્યારે એનાથી ઉતરતું હોય એમાંથી તરત હેઠળ જાય આ જીવ નો સ્વભાવ છે ઉત્તમ વસ્તુ મળે એટલે એનાથી હલકી હોય એમાંથી હેઠળ જાય તમને મોંઘા મોંઘી ગાડી કોઈ આપે તો પછી રામઠોઠિયા જેવું તમે ફેંકી દો કોઈ માણસ સૂકો માનો કે આપણે રોટલો ખાટી બળાંશ છાશ રોટલી ચોટલી ખીતો થઈ જાય એવી છાશ એ જમતા હોય અને આપણને કોઈ એમ કે તમે નાખી દીવા પણ બે દિના ભૂખ્યા હોય નાખીએ પેલો આપણને આમ બહુ સોફેસ્ટિકેટેડ રીતે સમજાવે કે ખાટી શરદી કરેડિટી થઈ જાય ના ખાય પણ નાખે નહી સાંભળે પણ નાખે નહીં પણ એ સમયે કોઈ આવીને દૂધ પાક સરસ મજાનો થાળ એની સામે મૂકે લીવા જમો તો ખીજમાં ઓલા રોટલાનો ઘા કરી દે આનું નામ વૈરાગ્ય બીજું કરશું જ વૈરાગ્ય અર્થ નથી સામે દૂધ આવ્યો એટલે પેરી છાશ નો રોટો તો ઘા કરી દીધો એમાં સંસાર ખાટો છે આ છે તેવો છે આમાં ક્યાંય સુખ નથી દમ નથી આ આપડે બાપુ નગર ના ઘરિગત કેતા બધા સંબંધ છે રાખના પડીકા છે પણ તોય વાળી વાળી પટારામાં મૂકે છૂટે નહી ગમે એટલું આપડે અવગુણ કે સંસાર તમારો છોકરો આવો છે ને આપેલો છે ને આવો છે ને પણ જાય નહીં પણ જાય ક્યારેક જયારે એને ભગવાનના મૂર્તિનો મહિમા સમજાય મનન ચિંતન કરીને ભગવાનની કૃપા એ જયારે મહિમા સમજાય ત્યારે કયા બે સુખ છે એક સુખ છે ભગવાન બીજું સુખ છે જગતનું ભગવાન સુખ કેવું છે અખંડ છે અવિનાશી છે છાયા પણ નથી અને છે ક્ષણિક છે દુઃખરૂપ છે અને જન્મ મરણ ગર્ભવાત લખ ચોરાસી આદિ ભાવ ભટકણ ને પીડા ઉભા કરનારું સંસારનું સુખ છે એ તો બહુ બહુ વિચાર કરીને ગાંઠ પાડે અને ભગવાન મહિ માં સમજાય એ સુખમાં દ્રષ્ટિ જાય તો તત્કાલ વૈરાગ્ય થાય સંસારનું સુખ તો એવું જ છે પેલું જોવું નાશવંતુ સુખ કેવું છે શેરડીના હાથા જેવું માંડ માંડ મજા આવે ત્યાં ગાંઠ આવે દ્રષ્ટાંત અદભુત વપર હાઉ સાધ ગામડાના લોકોનું જ ઉદાહરણ છે સંસારનું શું કેવું શેરડી માંડ માંડ મજા આવે ત્યાં ગઠોળો આવે છોકરો હોય ખૂબ ખર્ચો કરીને ઓછી ઉદાહરણ લોન લઈને ગમે તેમ કરીને ભણાવી ગણાવીને ડોક્ટર કર્યો વરાવ્યો પરિણામ બરાબર ગોઠવાઈ ગયું આમ સુખના ફોરા છૂટવા મળે ત્યાં અચાનક અકસ્માત થાય છોકરો મરી જાય એટલે પતિ ગયો બધું વેર વિખેર થઈ ગયું ગઠોડો આવ્યો હે એવું છિન ભીન્ન થઈ જાય નિવૃત્તિ કાળમાં બેસીને સુખે કાંઈક શાંતિ લેવાના દાડા હોય ડોસા ડોસા રખડી પડે હવે પોતે કાળી મજૂરી કરીને બધું કરી વેપાર ધંધામાં રોકતા રોકતા માંડ ગાડી બંગલા બધું ગોઠવીન બધું જ બરાબર કરી રહી અને હવે પેલા ખાવાનું હતું અને હવે ખાવાનું છલકાઈ છે એવું જ્યાં બધું ભેડું થઈ રે ત્યાં ડાયાબિટીસ થાય શરીરનું શુક રહ્યું હવે મોળી રોટલી ચોપડા વગરની કોરી બકરીનું દૂધ એરિયા નો શીરો હા હા આવું ખાવાનું અવલ્યુ બધું હું અળગાવાનું સુખનાર્યું નહી ત્યારે કેવું સુખ હતું શરીરનું પણ જતું રહ્યું કાયમ ટકે ભાઈ એ ગઠોડો આવે સ્વામી દંતા સચ્ચિદાનંદ એ દંતાલી વાળા દક્ષિણમાં યાત્રા એ ગયેલા બધા યાત્રામાં સાથે હતા તેમાં એક તીર્થ આવ્યું એને કઈક સૂજ્યું તો એ બધા યાત્રાવાળાને કે બધા પતિ પત્નીના કપલમાં ઉભા રહી જાઓ આ તીર્થનો મહિમા છે હું તમને જળ માથમાં રખાવી અને શાસ્ત્રવિધિ મંત્ર બોલું તમારો જે સંકલ્પ હોય ને એ સિદ્ધ થાય છે એટલે બધા હાથમાં જળ રાખો અને બધાએ હાથમાં જળ રાખ્યું અને સચ્ચિદાનંદે કીધું કે હવે હું તમને સંકલ્પ કરાવું છું કે તમે આવતા જન્મમાં પણ પતિ પત્ની રૂપે મળશો ત્યારે બધાએ પાણી હેઠળ નાખી દીધું કે હવે આ ભોથું કોઈ જન્મે જોઈએ નહી પરિણામ હું નહીં કાયમ તકે જ નહીં કશું એટલે એક તો સંસારનું શૌક્ષણિક અને નાશવંત ગમે એટલું પકડી રાખો તો છટકી જ જાય અને બીજું દુઃખરૂપ દુઃખરૂપ એટલે સુખ થોડું હારો હાર દુઃખ પ્યોર સુખ સંસારમાં ક્યાંય નહી મળે આ સનાતન સિદ્ધાંત છે દુઃખની માત્રા ઓછી એને આપણે સુખ કહીએ બીજું કશું જ નહીં બાકી દુઃખ હારો હાર જ પ્યોર સુખ કેવળ ભગવાનમાં બાકી ક્યાંય સંસારના કોઈ સુખમાં નહીં તમે ગુજરાત આ બાજુ બધે ફરો પાણીનું કેવું સુખ પણ કપડાં ધોવા ને કે પાણો મળે નહીં પાણી જ વગદર ની શીલા મળે તોડ માં પથરા કેવા જ્યાં જાવ ત્યાં કાળમીણ શિલાઓ પડે પાણી નહીં કપડા ધોવા કેમ અને દક્ષિણ માં જાત્ર પથ્થર શિલાઓ મજબૂત પાણી ધોધમાર નદીઓ વહી જાય પહેરવા લોકો ને ધોવું શું પુરુ સુખ મળે જ નહીં અને ભગવાને કહ્યું બઉ મજાની વાત છો શું હા મારી સામે જોઈ રહ્યા મનુષ્યોને કીધું જો તમારે આજે પસંદગી કરવાની છે ભગવાને બતાવ્યું એક બાજુ સાદું ઝુંપડું ઘાસનું અને રોટલાના સૂકા ટુકડા અને મીઠું મરચાંની ચટણી આવા ઢગલા અને બીજી બાજુ કાજુ બદામ પિસ્તા મેવા મીઠાઈ બરફી પીઝા સા તમે જોવો હોય ને ઢગલા તેથી પીઝા નહીં હોય પણ આ તો નામ દઈ પણ મતલબ બદામ પિસ્તા મેવા મીઠાઈ ભાઈ બધી વાનગીઓ આમ ચકાચ બધા ઢગલા ભગવાને કીધું કે આમાંથી તમારે જે પસંદ કરવું હોય તમારે ખાવા માટે એ તમે પસંદ કર બે માંથી એક પસંદ કરી છે કોણ શું પસંદ કરે ને મીઠાઈ બદામ ચારણી કસમીસ કાજુ મોટા મોટા અંજીર આ બધું મેઠાઈ જ પસંદ કરે મેં અને આ સુકા રોટલા મરચું મીઠું ખાવાનું એ કોણ ઝુંપડું કોણ પસંદ કરે બધા જે જ હતો એ પસંદ કર્યું પછી ભગવાને કીધું કે તમે ભલે પસંદ જેને જે હોય કોઈ હશે એની આ ઝૂંપડું ને પસંદ કર્યું છે એમણે ભગવાને કહ્યું કે જેને આ પસંદ કર્યું ભલે કરી લીધું હવે શરત સાંભળી લો જેને આ રોટલા અને મીઠું મરચું એ પસંદ કર્યું છે એની સાથે શરત એ છે કે નિરાતે બેસીને ખાશે નિરાતે બેસીને ખાવાની છૂટ પણ જેને બદામ પીસતા અને મેવા મીઠાઈ પસંદ કર્યા છે એને દોડતા દોડતા ખાવાનું છે બેઠા બેઠા ક્યારે ખાવા મળશે નહી હવે તમે આ મેવા મીઠાઈ જો પૈસા તમે જોવો કોઈ ને નિરાય તો કયો પગમાં પૈડા ચોઈટા હોય એમ હડફળ હડફળ થતા અમેરિકાના બધા દેશમાં તમે જાઓ સવારના છ વાગ્યા ગાડી બેસી જાય ન્યા આગળ ખાડો હોય એની અંદર કોફી કે ચા નું મગ રાખે રાખે એક હાથમાં કેળું વાંદરું ફોલીને બેઠું એમ બેઠો હોય અને આમ આમ ગાડી હલા આમ બટકા ભરતો જાય આમ આમ જોતો હવે એની પાસે ખાવાનું છે તો સમય નથી આપણે સમય છે ખાવાનું નથી નવરા બેઠા છે આના કરતા મરી જવું હારું આ નિરાય છે મે તો એક બે જણા કીધેલું મેં કે તમારે બદલે હું ખાઈ લઉ તમે હલાવો કડકે શું કરીએ સામે જે ટાઈમ નહીં સમય નહીં સમય નહીં અને ખરેખર આવું છે મુંબઈ તમે જાઓ લોકલ ટ્રેન ફરક થરડક થરકડક થરડક એક એક મિનિટે નીકળ્યા જ કરે આપડે સુવાય ના દઈએ આખું મુંબઈ ફક્ત બે થી ચાર વાગ્યા માં બે કલાક જ ઊંઘે બાકી બે વાગ્યા ટ્રેન બંધ થાય ચાર વાગે પાછી ચાલુ થઈ ગઈ નિરજ છે બદામ પિસ્તા વાળાને સુખ નિય દુઃખ તમે જુઓ આ ગાડી બંગલા મોટા મોટા આવે એવા ફ્રીઓ લાગે કેવું ગાળિયા નાખ્યા છે મૂડી ભેળી ના થવાથી હપ્તા ભરી એક જણા ને આંખમાં તકલીફ છે ડોક્ટર પાસે ગયો આંખના ડોક્ટર અવળા હવાળા થઈને આંખી તપાસ પછી કે બીજું કશું નથી તમે લોન ઉપર ચાલવાનું રાખો ઓઈલો દાંત કાઢતા કાઢતા કે આખું ઘર લોન ઉપર જ છે હવે ઓલી તો ગ્રીનરી લોન ની વાત કરતો ને આ બેંક ની લોન પણ એવું જ છે ને આ બધી વસ્તુ આવે સારી પણ હપ્તા કેટલા કપાય સ્પ્લેન્ડર ટૂંકા પગાર હોય તો પાટપુર ચડી થઈ જાય એટલું વધે જગા માગા ઘણા લોકો કેવા ખર્ચા કરે ઘણા પૂછે લગ્ન ના ખર્ચા છોકરા કરે હવે શું કરો તો હપ્તા ભરી દુઃખ છે માનો કે હપ્તા ભરવાની એવી તકલીફ ના હોય ફૂલ પૈસો હોય ખૂબ એટલો ઉભરાતો હોય તો શું થાય ખબર સિક્યોરિટી રાખવા કોક ઉભા જાય હવે એને છે શું ક્યાંય આપણે રોડ ઉપર નીકળી ગયા ત્રણ બંદૂક જણાવો આપણને એમ લાગ્યા કયા જન્મનો ગુનેગાર છે હે સત્તા મળે પૈસો મળે આપણે અમદાવાદ ની અંદર એક મજૂર સાવ નોકર હતા એને માલિક નો વારસો મળ્યો અચાનક એના કાગળો હાથમાં આવે વ્હીલ વારસો સેઠે કરી આપ્યો તો નોકર તો બીજે દિવસે પોલીસ બેસાડવી પડી હવે ક્યાંય જવાય નહી પોલીસ કે ત્યાં જવાય દુઃખ જોવો અને બી કેટલા ફફડે સેલિબ્રિટીઓ ક્યારે કોણ ઉપાડી જાય આપણને ઉપાડી જાય પાછા મૂકી જાય સુખ જુઓ પણ અરે દુઃખ કેટલું ક્યાંય નિરાય બેસાય નહીં ક્યાંય નિરાયતે હરાય ફરાય નહી ભલે નરેન્દ્ર મોદી બધી વાત સાચી પણ એ રાજકોટમાં ફૂટપાથ ઉપર નીકળીને આમ ખારી ખાઈ જુએ ભાઈ કઈ ન થાય ભાઈ સુખ લાગે પણ એના દુઃખ કેવા સ્વના માં પૂછો તો ખબર પડે પૂછો તો ખબર પડે ઓલી શેઠાણી બંગલામાં રે એમાં પાંચ માળું એનું મકાન પોતાનું અને નીચે નજર તો ઝાડવો એ જાડવા નીચે એક મજૂર બાય અને મજૂર પુરુષ અડધા પડધા લુગડા પહેરેલા પણ રોટલો એક થાળીમાં મૂકેલો અને બે એક રોટલા ને બે બાજુ ખાતા જાય અને બે માણસ કેવા હમ્પી ખાય છે અને મારા કરોડો ની સંપત્તિ છે પણ મારો ધણી આજ આયા કાલે ઓસ્ટ્રેલિયા ને કાલે જાપાન કાલે સિંગાપુર કોઈ દી ભેળો બેસીને જીમો નથી કોઈ છે હમણાં જ એક જણે એક બેઘાત કર્યો આપઘાત કરી લીધો એટલે સંપત્તિ બંગાળ બોલો અને હૈયા કેરી જરા હાટડી ખોલો કોણ સરયો ને કોણ સજાયું ને આમાં કોણ દોરી ખેંચનાર ભલાયામાં કોણ દોરી ખેંચનાર પેલી વાત બંગલા બંગલા ની યારે સવાલ કર્યા એ પ્રશ્નો છે કે તમારી અંદર બધું કેવું કેવું છે શું સુખ છે એ બધા પ્રશ્નો બંગલા ને કર્યા કાગ ઈ છે બંગલો બોલ્યો કવિ આ બધું જાણવા માં કવિ આ બધું સુરત કરું કેરી હવે હાટડી ખોલો મારે આ બંગલાનો જન્મ કોઈ ની જોતો નથી હિમાળા ને માર્ગે થી નાનકડું ઝૂંપડું થવું છે અને ઝૂપડા વાળા છે એ બધા બંગલા વાળા થવું છે બોલો એવું જ છે પણ શું કેમ નથી ના એ ગાડીવાળા બંગલાવાળાની અભિનવ બિંદ્રા એરફાયરમાં જે ફાયરિંગમાં એને ગોલ્ડ મેડલ મેળવ્યો હરિયાણા ચંદીગઢનો કેટલી વર્ષ હતી અભિનંદનની ગણાયને એમ થઈ જાય ને આપણે આવું હોય તો સારું પણ થોડા દિવસમાં એનું નિવેદન છાપવામાં આવ્યું હું એટલો કંટાળી ગયો છું કે મારે વેસ પલટો કરીને હવે ક્યાંક ભાગી જવું છે મારી નિરાય નોર્મલ જિંદગી ભગી છે આ તે કઈ જિંદગી છે જે મજા આવતી વગરના નથી જેટલા ભેંસનો પોદળો જેટલો મોટો એટલી જ હારે ધૂળ પણ આવે એટલે દુઃખ વગરનું કોઈ સુખ નહીં અને બીજું આ બધું હોય તોય આખરે આ સંસારના સુખ પાપ દોષથી કર્મ દોષથી વાસનાથી બાંધી અને આ જીવને ભૂત પ્રેત લગ ચોરાખી નરક યાતના બધામાં ભટકાવનારું આ સંસાર સુખ છે બાકી એમાં સાર નીકળે નહીં તો ડાહા માણસો એવા સુખ ઉપર નજર નાખવી જોઈએ કે જે સુખ અખંડ હોય ગર્ભવારું હોય એવા સુખ ઉપર નજર નાખવી જોઈએ અને એવું સુખ કેવળ ને કેવળ ભગવાનની મૂર્તિમાં છે બીજે ક્યાંય નથી એક જગ્યા છે ભગવાનની મૂર્તિમાં એ સુખ છે પણ હવે સમજાય તો એ સમજવા માટે આમ તો આપણે પૈસા માટે હાઈવો કરીને બધા જીવનારા સંસારી લોકો સિકંદરથી માંડીને બધા તને જો દંપતીઓ બધા એની જિંદગી ને જો એનું અંતે મરણ જો સિકંદરે જે ઉદગારો કાઢી કાઢી મેર્યો હોય કે ભાઈ સાહેબ આ હા અને સામે ભગવાન ના ભક્તો જુઓ નરસિંહ મહેતા હોય સુરદાસજી હોય તુલસીદાસજી હોય મીરાબાઈ હોય તુકારામ હોય દાદા ખાચર હોય પરોધભાઈ હોય એ બધા જિંદગી અને પેલા સંસારી લોકો અમે નિરન મુક્ત સ્વામી જુનાગઢ જેને મુગટ સ્વામી કહીએ એને સિવિલ દાખલ કરેલા ત્યારે હું ત્યાં સેવામાં એ જ વખતે બાલ સાહેબ ખબર છે ત્યાં નામ તો મારે ન દેવાય ને નામ તો ન દેવાય એટલે સમાજમાં રાજકીય સામાજિક ક્ષેત્રે પણ બધા એટલા બધા ખીસ્સા ભરેલા પૈસા નો પૈસો પૈસો પૈસા એ ત્યાં અને એનો અંતકાળના દિવસો પણ ભાઈ રાત ને ડોક્ટર જાય ને તો કાટલો પકડી લે પૈસા લાવે પૈસા પૈસા પૈસા પૈસા પૈસા લાવ પૈસા લાવ આવી રીતે ભાઈ પૈસા લાવ પૈસા લાવ કરતો કરતો મરી એવું અંતે મુંજાય મરવું ધીર એક એ બાજુ મોત જોવો અને બીજી બાજુ જે ભગવાન ભજ્યા છે આ મોરજર ગામમાં ગાંગજી પટેલ સારામાં સારા સત્સંગી સંધ્યા ટાણે એને શ્રીજી મહારાજ સંતો સાથે તેડવા આવ્યા અને દેહ મૂકીને ભગવાન ના ગયા હવે વાત શું છે કે એ શ્રીજી મહારાજ સંતો સાથે એને એના ઘરમાં જયારે પ્રવેશ કર્યો દિવ્ય રૂપે એ વખતે જાધવજી કરીને લુઆણો થોડા જાદા વર્ષોની વાત નથી હવે થોડા વર્ષોની જ વાત છે એ જાદુજી લુવાણું એ જ વખતે ચોરે રામજી મંદિરે દર્શન કરવા જાય તો એ આમ ગાંગજી પટેલની ડેલી દેખાય એને એટલે એને જોયું કે ત્યાં સાધુ આમ ગયા શ્રીજી મહારાજના દર્શન ન થયા પણ સાધુ એને ત્યાં જાતા એને જોયા રીતસર એ સાધુ ગયા એટલે એને એમ કહે તો એને સંતો આવે છે જાય છે તો ગયા હશે જાદુજી લુવાણા એ જોયું નજરે એ થોડીક વાર જ્યાં દર્શન પાછા આવે જાય ત્યારબાદ ગામમાં વાર્તો માંડી થાય ગાંગજી પટેલે દેહ મૂક્યો એટલે આ જાદુજી લો કેમ કે સાધુ ગયા છે રેવાનું જમવાનું આ પાણી સૂતક લાગે તો કોઈ કે ભાઈ સાધુ ક્યાંથી આવે અત્યારે ગામમાં ક્યાંય સાધુ છે જ નહીં કોઈ સાધુ આવ્યું જ નથી અરે શું આવ્યું નથી નજરે જોયા એને ત્યાં સાધુ જોતા મેં નજરે જોયા આંખે જોયા કે મારે મોત્યો નથી મેં નજરે જોયા એને ઘેરે આંટો મારી આવ્યા ગામમાં બધે પૂછ્યા ભાઈ કોઈ સ્વામિનારાયણના સાધુ આવ્યા નથી પછી હરિભક્તોએ કહ્યું તમને સાધુના દર્શન થયા સાચું પણ એ ગાંગજી પટેલે પણ કહ્યું કે શ્રીજી મહારાજ આવ્યા છે સાથે આટલા આટલા સંતો છે અને હું જાઉં છું લો જય સ્વામિનારાયણ એટલે સંતો દેખાણ તમને દિવ્ય રૂપે તેડવા આવ્યા હતા એ સંતો હતા જાદુજી લુવાણો કે હે પછી તેને એટલું થઈ ગયું સત્સંગી પણ થઈ ગયા એટલામાં અને જ્યાં જ્યાં ગામડે જાય ત્યાં વાત કરે એ ભાઈ ભગવાન સ્વામીનારાયણ સાચા એના સાધુ સાચા એની કંટી સાચી અને આ સાંભળેલી વાત નથી આંખે જોયેલી વાત છે બોલો જય સ્વામિનારાયણ એમ કરીને જય સ્વામિનારાયણ બોલા આવી ખુમારી ચડે નજરે જોયું પછી સત્સંગી ત્યાં ગામડે ગામડે જ્યાં જાય ત્યાં આ વાત કરે ભાઈ આંખે જોયેલી વાતો સાધુને લાવે અને પછી આ ભાઈ બંદે જોઈ ને કંઠી પહેરી છે એનો સત્સંગ હવે એક બાજુ આ મૃત્યુ છે એક બાજુ આપડે પૈસા લાવ પૈસા લાવ એવું છે બેય છે બે હિસાબ જોવો મરતી વખતે પેલાને દુઃખનો નિરાશા છે અને ભગવાનના ભક્ત પરમ તૃપ્તિ છે બેય સુખ સામે છે એમ જો વિચારે તો એને ભગવાન દ્રષ્ટિ પહોંચી જાય કે આ સુખ છે એ જ પા થાય છે શું ત્રાણી સંગ્રહાલય હોય ને એ આટા તો ઘણા મારી આવીએ પણ જો વિચારીએ ને તો જોઈ ન શકાયો આ પિંજરાઓમાં જે પોપટ ને બધા પક્ષીઓ પૂરે છે તમે હાલત તો જો ગગનમાં વિહાર કરનારું પક્ષી એને દોઢ ફીટ પિંજરામાં બિચારો ચાચો મારી મારીને તડફળિયા ખાય આવી સજા શું કામ કરો છો પ્રાણીઓને તો સજા જ છે ગગનમાં વિહાર કરનારા જંગલમાં વિહાર કરનારા એ નાનકડી ખોલી માં જેને જેલમાં પૂર્યા જેલ જ છે એને આવું દુઃખ છે સજા છે એને અને માણસ પોતાના શોખ માટે પ્રાણીઓને સજા આપે છે પણ આમાં એવું હોય કે જે આ લોકોમાં હાચા ખોટા કરીને મૂક્યા વિચારજો ત્યાં જ અને મોટા થયા એ પક્ષીઓને ક્યારે આકાશ નો કે જંગલનો વિહાર નો આવે આપણી એવી દશા આ માયાના ઘોસલામાં મોટા થયા નથી પણ એમાંથી જો કોઈ ચબરાક પક્ષી પ્રાણી સંગ્રહાલય નું એ જાળીએ ચોંટી જાય અને ઉપર પાછા ઉડતા પક્ષીઓને જુએ અને એમ થઈ જાય કે અમારી જ જાતિનું છે અને ગગન વિહાર કરે છે તોય એને આ બધા સુખ ઉદાસી થઈ જાય અને મનમાં થાય કે આ સુખને હું ક્યારે પામું એમ આ ભગવાનના ભક્તોના સુખને જોઈને જો ભક્તને એમ થાય કે આ ગગન વિહારને હું ક્યારે પામું એટલે સંતોએ કહ્યું છે કબ મરી હો કબ ભેટી હો પૂર્ણ પરમાનંદ મરને છે સબજકે ડરો મેરે મન આનંદ બધા દુનિયા તો બધા મરવાથી ડરે છે પણ સંત કે હું તો મરવાને રાહ જોઉં છું ક્યારે ભગવાનને પામી એ સુખી સુખિયા થઈ જાય એમ ये दृष्टि पहुंचे तो हमें ये दृष्टि पहुंचे चाले अने ये स्वाद आए यह स्वाद चाको पी ए आ स्वाद क्या संसार मारे तो में रहते वाक्य राजभाई लाबू नहीं कर पूरु करसु वक्य राजभ नुर आए जीवबान लाडूबाई एम मसी थे अलग मसियाई बहनों थे આ માસ્યા બેન હતા રાજુભાઈ પણ ગઢડામાં આવે ને એમની સાથે રીએ શ્રીજી મહારાજ નું સાક્ષા દર્શન જીવમાં લાડુવાનો સત્સંગ એ સત્સંગ કરતા કરતા એને રાજભાઈ મહારાજની મૂર્તિનો એ સુખનો મહિમા સમજાય જોત જોતામાં તો રાજભાઈ મોટા થઈ ગયા ઘરે જાય લગ્ન વાતો કરે અને ઘરના કહી દે મારે પરણવું નથી પણ ઘરના ને અને બા ને બધાને બાપુજીને એમ થાય કે છોકરી તો હઠ લે છે પણ આપણે પરાવી પરણાવી દઈએ એ ઠીક છે અને વરી પરણી જાય પછી એની મેળે બધાને મનના ઘોડા બધા શાંત થઈ જશે એટલે એમણે સગાઈ પણ કરીને ચૂંદડી પણ આવી અને ચૂંદડી આવી એટલે પટારો પર મૂકી અને પછી રાજુને રાજુભાઈને કીધું એમની માએ કે રાજુ બેટા અહીંયા આવ જો તારી ચૂંદડી આવી આમને તો પૂરો વૈરાગ્ય જે રસ એમણે ચાખ્યો છે સંસારમાં કોઈ રસ નહીં એમણે કીધું બળી મારી ચુંદડી એટલું બોલ્યા ત્યાં પટારા ઉપર રાખેલી ચુંદડી સાક્ષાત રીતે હવે આટલું નજરે જોયું છે તોય મા બાપ એમ થાય છે કે હજી છોકરીને ગમે તેમ કરી વરાવી પરણાવી દઈએ એટલે ગુણાતીન સ્વામી કીધું છે કે ગમે તેવા સારા હરિભક્ત હોય પણ તોય સંસારી છે એટલે એના જીવમાં સંસાર છે એટલે વરાવે પરણાવે જ એને હૈયામાં સ્ત્રી નાખે જ એને દોડે બાંધે ગુણાતી મિલાવે અને કોઈ પણ પરણાવ કોઈ પણ રીતે પરણાવ લગ્ન લઈ લીધા લગ્ન આવી ગયા વરરાજા ગામમાં આવી ગયા હમણાં તોરણ આવવાનું છે અરે આ મારે મારે રહીને ભજન કરવું અને આ મને પરાય ને પરણાવે છે દિલમાં ઉતાપ લગ્ન મંડપમાં વરરાજા આવી ગયા હવે કન્યા પધરાવ સાવધાન થવાનું અને એમાં રાજબાઈ ને થઈ ગયું બેનપણિયો એને વીટી બેઠી શણગાર્યા તો ખરા પણ રાજભાઈ ને થઈ ગયો મેં એક નક્કી કર્યું પરણું તો વર પુરુષોત્તમ વર બીજા પર પુરુષ ને નહીં એની જગ્યાએ મારે સોંપવાનો એટલો જ વિચાર આવ્યો મૂર્છા ખાઈ પડી ગયા હવે કેટલો વૈરાગ્ય છે શરીર લાકડા જેવું થઈ ગયું મૂર્છી થઈ ગયા હવે માંડવા શું પધરાવવું તરત એના સંબંધીઓ પેડા થઈ ગયા બાબા આવ્યા બાપુજી આવ્યા બધું જોવે તો રાજભાઈ સ્થિતિ તો કઈ રહી જ નહીં સચેત વિચાર કર્યો તોડ શું કાઢવો એટલે એક દાસીને પછી શણગારી ત્યારે લાજના ગુમટામાં રહેતા ને એટલે દાસીને શણગારી ને એ વરરાજા લાજ રાખી પર રાજ દાસીને રાખીને પરણી ફેરા ફરાવી દીધા એટલે ભાઈ અગ્યો પેલો ઉતારે પણ પછી રાજબાઈ ની મૂર્છા વળી એટલે એની બા હતા રડી પીડા કે રાજુ હવે તું અમારી આબરૂ ખાતર પણ તું હવે જા હા માંડવામાં તો બીજાને બેસાડીને ફેરા પતાવી દીધા પણ આમાંભાઈ દાસી થોડી ચાલે તમારે સાસરે તો જવું જ પડે હાથે પગે લાગીને રાજભાઈને બેસાડ્યા ગયા સાસરે ગયા ઉતર્યા ઘરમાં ઓરડામાં બેઠા છે એમના પતિનું નામ રામ જબલિયા એ મળવા માટે જ્યાં એના ઓરડામાં જાય ત્યાં તો એના ટોલિયા ઉપર રાજભાઈની જગ્યાએ સ્ત્રીની જગ્યાએ સિંહણ બેઠેલી જોઈ હોય મારી ઘરીને બહાર નીકળી ગયો આખું ઘર ભેડું થયું શું છે તો કે આ તો કોઈ કારણિક અવતાર છે આ બાઈ માણસ છે ગઢિક રાજભાઈ દેખાય ઘડીક સિંહ દેખાય ગળીક રાજભાઈ દેખાય ભાઈ આ તો દેવી કોઈ સામાન્ય વ્યક્તિ નથી સાસુ ધીમે ગયા રાજભાઈ ને પગે લાગ્યા સિંહણ રૂપ અદ્રશ્ય થયું રાજભાઈ ને કીધું દીકરી તું સામાન્ય નેતાની ઈચ્છા શું છે તો કે મારી ઈચ્છા વિરુદ્ધ લગ્ન થયા છે અને મને ભગવાન ભજવા છે તો દીકરી અમે રાજી છીએ મારો છોકરો છે એટલે તને અમે મૂકી જાય પિયર તો કે અમે પિયર નથી મારે જવું મને દાદાના દરબારમાં મૂકી આવો જીવ માસીબા સાથે રહી મારે ભગવાન ભજવા ને વેલડું ત્યાં આવ્યું મહારાજને ત્યાં ઉતાર્યા સુખે ભજન કરે પણ આ સંસાર એવો છે ને વ્યવહાર એ આપણે સમજી ગયો બીજા સમજવા ના જાય એટલે આ પાડો પિયર પક્ષમાં પક્ષ માં બે ને એવા ઉંચકાય માણસો કરે આ કેવું ખોટું દેખાય આપણી ગાતી કોઈ આવું ના કરે આમ ના કરે દીકરે કાયદેસર પરિણામ છે તો અહીં રહેવું પડે આબરૂજાગ્ર થાય છે એમ કરીને ચડાવવા વળી પાછા એ પિયર પક્ષોમાં સાસરા પક્ષ માંથી બધા પાછા રામ જે બહિત ઘરડા મહારાજ મળ્યા મહારાજ કીધું મહારાજ અમારે આબરું ખાતર રાજભાઈ ને સાસરે મોકલું જેથી કરીને લોક નિંદા કરે છે રાજ આટલું જ્યા મહારાજ બોલ્યા સાસરે જાઓ મૂર્છા ખાઈ પડી આખું શરીર કાળું શાય નાડી પ્રાણ મીડા ખેંચાવા એના માવતર તો દીકરીમાં હેતો તો એમણે કીધું મહારાજ આ તો હમણાં મરી જાય તો હમણાં જ પડી જાય દીકરી તમારા હાથમાં જાય આ રહેશે નહીં તો મહારાજ હરી દીકરી સાજી નરવી ક્યારેક જોઈને રાજી થાય હોય તો સારું એમને કહી દઉં હવે તારે સાસરે નથી જવું તું સુખે ત્યાં રહીને ભગવાન ભસજે મહારાજે કીધું કે રાજુ ઉઠો હવે તમારે સુખે રહીને અહીંયા જીવબા પાસે રહીને ભજન કરવાનું છે ત્યાં તો ધીમે ધીમે રાજભાઈ પાછા મોજમાં આવ્યા અને બેઠા થયા જિંદગીભર એમને ત્યાં દાદા ના દરબાર રહી ભજન પણ એનો વૈરાગ ભાઈ સાદું જીવન તો ઠીક રોટલી દાલ બાદ નું સાદું ભોજન રાજભાઈ જિંદગી મરચા વગરનું મોડું જમનારા આવો એનો વૈરાગ બહેનોમાં રાજભાઈ વૈરાગ વખણાતો નિષ્કુળાનંદ સ્વામી પણ એ વૈરાગ ની વાત કરી છે એવો એનો વૈરાગ અને કોઈ પુરુષ નજીક આવી જાય તો એને પેટમાં અન્ન હોય ઉલટી થઈ જાય આટલી સ્થિતિ કોઈ સગર્ભા સ્ત્રી ની એના ઉદરમાં બાળકો પુરુષ હોય તો દીકરી હોય તો કે આવો દીકરો હોય તો દીકરો છે અને મને દીકરા થશે આવા વૈરાગ આટલો સંસારનો જાય એને નફરત થઈ ગયો કેટલો ભગવાનનો મહિમા જાણ્યો હશે આખી ઉલટી થઈ ગઈ સંસારની વર્ષો ગયા શ્રીજી મહારાજ પણ સોધામ પધારી ગયા રાજભાઈને હવે દેહ મૂકીને જવાનું છે એટલે એમણે બધા બહેનોને ભેળા કરીને કહ્યું જુઓ હમણાં મારા જ મને તેડવા આવશે મારે દેહ મૂકીને અક્ષરધામમાં જવું છે પણ જોજો મેં દાદા ખાચરને મારો એક માનેલો ભાઈ માયના છે એટલે દાદા ખાચર જ મને અગ્નિસંસ્કાર કરવા માટે અડે બાકી કોઈ પુરુષ મારા મૃતક શરીરને પણ અડે નહીં ભલે અને રાજભાઈ દેહ મૂક્યો આ પેલી સ્મશાન યાત્રા હતી કે જેમાં બહેનો જ હતી કોઈ પુરુષ તો એક દાદા ખાચર ભાઈને માનેલા એ જ દાદા ખાચર બાકી નહીતર સ્મશાન યાત્રામાં પુરુષો હોય આ એવી સ્મશાન યાત્રા ગરડામાં નીકળી કે જેમાં બેનો જ અર્થી ઉપાડતા હતા અને બહેનો જ એમને અગ્નિસંસ્કાર આપવા માટે ગયા ચિત્તામાં દે ખડક્યો દાદા ખાચર અગ્નિ મૂકવા ગયા પણ અગ્નિ મૂકે ઠરી જાય લાગે જ નહીં એક વાર બે વાર ત્રણ વાર અગ્નિ લાગે જ જેવો અગની મૂકે અગ્નિ ઠરી જાય બધા મૂંજાણા દાદા ખાચર દોડતા ગોપાળાનંદ સ્વામી પાસે આ અગ્નિ લાગે નહી તો અગ્નિ સંસ્કાર કરવો કેમ એટલે સ્વામી કે રાજભાઈ એ વચન આપ્યું એનો પ્રતાપ છે આ એટલે અગ્નિદેવ ડરે છે તો કેમ તો કે રાજભાઈ જતા જતા એમ કીધું છે દાદા ખાચર સિવાય કોઈ પુરુષ મને મારા મૃતક શરીર પણ અડે નહીં અગ્નિદેવ પુરુષ છે એટલે અગ્નિદેવ ગભરાય છે કે આ સતી છે ને એને આવું કહ્યું છે જો હું અડ્યો તો મને પણ બળીને ભસ્મ કરી નાખશે એટલે અગ્નિદેવ ગભરાય છે એટલે અડતા નથી અગ્નિ નહીં લાગે તો મારા સ્વામી આનું કરવું શું તો એમને કયો ગોપાલ છે દાદા ખાજર આવ્યા અગ્નિ હાથમાં લીધો લગાવ્યો અને ચિતા ભળભળ સળગી અને રાજબાઈ પંચભૂત વિલીન થઈ ગયા ક્યાં નારીયો ગોતવા જાવી આવ્યા આદર્શ નારીઓ અને કેવો વૈરાગ પણ એ જયારે દ્રષ્ટિ એ સુખમાં પહોંચે એ પુરુષો તમને સમજાય ત્યારે આ બધું છૂટી જાય એ તો સીધી વાત છે ખાટી છાસ કોણ સંભાળવાનો છે પણ આમાં આપણી તકલીફ શું છે બુદ્ધા લેફ્ટ હિઝ પેલેસ ઇન સર્ચ ઓફ પીસ વી આર ઇન સર્ચ ઓફ પેલેસ એટ ધ કોસ્ટ ઓફ પીસ ભગવાન બુદ્ધે શાંતિ માટે બંગલા છોડી દીધા અને આપણે બંગલા માટે શાંતિનો ભોગ આપીએ છીએ કોઈ પણ હિસાબે બંગલો મળીને મોક્ષ ને મુક્તિને ભગવાન જ્યાં જવું હોય ત્યાં જાય અમને આ મળવું જોઈએ પણ જેને સાચું સમજાય એના માટે આ દુનિયામાં બધું જ પછી એને ભોગમાં કોઈ મન રહેતું નથી હવે ત્રીજો ધર્મ છે હવે જે આટલો ભગવાનનો મહિમા સમજ્યો હોય અને આ સંસાર કૂચો થઈ ગયો મોહ ટળી ગયો તો કયા પદાર્થ માટે પાપ કરે કયા પદાર્થને માટે એ અધર્મમાં પગલું માંડે કોઈ વસ્તુ એના માટે યોગ્ય વસ્તુ થાય વસ્તુ જ નથી તો શેના માટે એ બધા અધર્મ કરે અને બીજું લોહીના ત્રીજા વચનામતમાં કયા પ્રમાણે જેને ભગવાનનો મહાત્મય સહિત નિશ્ચય હોય તો એને ભગવાનને અર્થે શું શું ન થાય તમામ આજ્ઞાઓનું એનાથી સેજે પાલન થાય એવું એને સ્વાભાવિકપણે ધર્મની દ્રઢતા મહિમા સમજાતી થાય અને છેલ્લું ચોથું ભગવાનની ભક્તિ ભક્તિ એટલે શું છે પ્રેમ છે હવે અમે ટૂંકમાં જ લઈ લઈશું ભક્તિ એટલે પ્રેમ પ્રેમ કેવો ભગવાનમાં થાય જેને મહિમા સમજાય તેને જો આવો પ્રેમ ન હોય તેને મહિમા સહિત નિશ્ચય નથી કચાસ છે કેવો પ્રેમ સાઠ વર્ષે દીકરાનો જન્મ થાય અને એ દીકરા પછી જેવું એનો બાપ દીકરામાં મન લાગે ગમે ત્યાં જાય હરી ભરીને દીકરામાં મન ખાતા પીતા જાગતા દીકરો દીકરો દીકરો એ દીકરો પછી ગાળ્યો બોલે તોય અવગુણ આવે નહી એ દીકરો એને મારે તો એવું ગુણ આવે નહીં એનો કોઈ દેશ દેખાય દોષ દેખાય નહી મારો દીકરો મારો દીકરો ને મારો દીકરો પડી જાય તો ખાવાનું ભાવે નહી એમાં દીકરો ક્યાંક ગુમ થઈ જાય તો વિહવળ થઈ જાય મોત ને બે આંગળ છેટું એવો દુઃખી થાય એવો પ્રેમ જેને ભગવાનમાં જાગ્યો યથાવજ ગોપિકા નામ તો એને ભગવાનનો મયમાં સમજાણો છે भक्ति एट महिमा प्रेम हूँ आज भक्ति है शास्त्रीय रीते बहुत जुदी रीते बात कर ध्यान साक्ति एट प्रेम प्रेम क्या थाय महिमा समझाए त्या बहुत शांति सांभ छो टूक में कह जेनो महिमा समझाए त्या स्वाभाविक प्रेम थी जाए જે દિવસનો આપણને રૂપિયાનો મહિમા સમજાણો તે દિવસ થી એની પાછળ આદુખાઈને પીડ્યા છે પછી એના માટે ગિરનાર ટોચ ઉપર જવું પડે તો મંજૂર છે દરિયા ડખોડવા પડે તોય મંજૂર છે બધું છોડી પરદેશ જવું પડે તો રાજપાળી કરવી પડે તોય મંજૂર છે અને ભૂખ્યા મરવું પડે તોય મંજૂર છે પણ રૂપિયો છૂટવો જોઈએ નહીં રૂપિયો રૂપિયો મહિમા સમજાઈ ગયો ને શું કામ કે રૂપિયો છે તો બધું છે રૂપિયો નથી તો કશું નથી એવો મહિમા સમજાણો હવે જે બાળક હતા ત્યારે રૂપિયાનો મહિમા નહોતો તો એમાં નહોતો નીકળે છે તે દિવસથી રૂપિયા એટલે ન સૂર્યની આસપાસ ન ચંદ્ર આસપાસ ન સૂર્યની આસપાસ ન ચંદ્ર આસપાસ પૃથ્વી ફરે છે કેવળ રૂપિયાની આસપાસ રૂપિયા ફરતી જ ફરે છે એ વૈજ્ઞાનિક કારણો જે હોય તે કે સૂર્ય ફરતી ફરે છે પણ ખરેખર રૂપિયાની ફરતી ફરે છે એટલે હેત થઈ ગયું છે કોઈ રીતે છૂટતો નથી પણ ભાઈ વિચારજો રૂપિયા કરતા વધારે હેત આપણને છે ને એ વસ્તુઓમાં છે એટલે દસ લાખની ગાડી ગમી ગઈ તો દસ લાખ કાકરી દઈશું છૂટી ગયો હા એટલે રૂપિયા કરતા અને વસ્તુને માટે રૂપિયાને પકડે છે નહીં તરફ શું કાગળના કકડામાં કશું ના થાય પણ એ જે માગો આપે છે વસ્તુ એટલે રૂપિયા નો છે એને જયારે એ વસ્તુ જોઈએ છે ત્યારે રૂપિયાનો ત્યાગ જ કરી દે છે જો રૂપિયાની બાજુ પ્રેમ જ હોય તો રૂપિયા છોડે દસ લાખ કેમ દઈ દેવાય હસ લાખ બકરાની લીંડી ભેળી કરે તો માણસ વસ્તુ ને ચાહે છે એટલે રૂપિયા ને ઘા કરી દે છે પાંચ કરોડ દસ કરોડ નાખી દે એ વસ્તુ કરતા પણ માણસ વ્યક્તિ ચાહે છે કારણ કે બધું વસ્તુઓ લાવી લાવીને પરિવાર આપે છે અને પરિવાર કોઈ ન હોય વસ્તુ જોઈને શું કરવું અને કોઈ વ્યક્તિમાં એના પ્રેમ હોય ત્યારે બધી વસ્તુઓનો પણ ત્યાગ કરી દે છે આખરે માણસની એક ડીપ જે ડિઝાયર છે એ છે કે મારું કોઈક હોય બહુ ધ્યાનથી વિચાર મારું કોઈક હોય એના માટે માણસ આખી જિંદગી મથે છે પણ એને પહેલેથી રસ્તો ખોટો પકડાઈ ગયો છે અલગ વસ્તુ છે એ નથી સમજાણું એની અલગ વાત છે બાકી એને પહેલેથી છે કે મારું કોઈક હોય જે મારી પડખે હોય મને સધિયારો આપતું હોય મારી વાત સાંભળતું હોય મને સુખ દુઃખમાં દગો ન દેતું હોય એવું વિશ્વાસ પાત્ર એક હોય હોય ને બોલો છેવટે બધા વૃદ્ધ હરિભક્ત થઈ ગયા હોય ને સાવ ગરડા તો એને છેલ્લે તો એમ હોય કે મારી પાસે કોઈક બેસે સાવ વૈરાગી હોય તો એમ થાય મારી પાસે કોઈક બેસે છે ને આખરે માણસ એક હુંફની ભૂખ છે કે મારું કોઈ હોય પણ એ મારું ખરેખર કોણ હોય એ જડ્યું નથી ખરેખર આપણું કોણ એ જો જડી જાય તો ભક્તિનો પ્રશ્ન ઉકલી જાય મારું ખરેખર કોણ આપણું ખરેખર કોણ જોઈએ છે કે મને કોઈ હુંફ આપે મને સધિયારો આપે મને કોઈ દગો નો આપે મને પરમ વિશ્વાસ હિસાબે એ એવું મારે કોઈ જોઈએ પણ એ ખરેખર આપણું કોણ તમે વિચારો તમે આંખે આગતા મારું કોણ છે પણ જો ખરેખર સમજાઈ જાય કે ખરેખર મારું કોણ તો ભક્તિનો જવાબ મળી જાય સરસ મજાની તમે કથા સાંભળો પૂરપાટ ટ્રેન દોડી જતી હતી તો આ વાત આમ વિચારું ને તો એ મને એમ થઈ જાય કે આ હા આટલી જ વાત જો આપણે મગજમાં ઉતરી જાય વાત બેડો પાર થઈ જાય વાત સાદી પણ જીવનના દરવાજા ઉઘાડી નાખે વિચારે તો પૂરપાટ ટ્રેન દોડી જાય છે ટીસી ટિકિટ ચેકર એ બધા ટિકિટ ચેક કરવા માટે આમ તેમ ગુમે છે ધ્યાનથી સાંભળજો એમાં એક એને પર્સ વોલેટ એના પગમાં અથડાણું પોકેટ પોર્સ વોલેટ એને લીધું કા કોઈનું પડી ગયું છે હાથમાં ઉપર કોઈ પૈસા હશે શું છે કેમ છે શું છે તપાસ ચેઇન ખોલી તો અંદર થોડા ઘણા રૂપિયા હતા અને એક ભગવાન શ્રી કૃષ્ણનો ફોટો હતો ઓહો વાત કરું છું તો મારો રોડ ઉભા થઈ જાય છો એટલી અમૃત જેવી વાત છે થોડા રૂપિયા અને એક શ્રી કૃષ્ણનો નાનકડો ફોટો એટલે એને ચેઇન બંધ કરી અને ટ્રેનના ડબ્બામાં કોગીમાં એને બધાને પર્સ બતાવ્યું કે ભાઈ આ કોઈનું પર્સ છે જેનો કોઈ માલિક છે કોઈનું છે આ કોઈનું ભાઈ કોઈનું ભાઈ એમાં એક વ્રત છે ભાળી ગયા એમણે કીધું હા સાહેબ એ પર્સ મારું છે હવે પેલા ટીસીએ કીધું ટિકિટ ચેકરે કે તમારું છે એમ કહી દો પણ ખાતરી આપવી પડશે કે આની અંદર શું છે સાબિતી વગર તો હું કઈ જાય મારું છે તો મારે પછી બીજો કોઈ આવે તમારું ખાતરીમાં શ્રી કૃષ્ણ નો ફોટો ઘણા રાખતા હોય તો પછી તમને એમ થઈ જાય કે એમ બોલી નાખો ફોટો છે પણ કેવા પ્રકારનો ફોટો છે એટલે વૃદ્ધે કહ્યું કે એમાં ગીરધર ગોવર્ધનધારી ભગવાન શ્રી કૃષ્ણનો નાનકડો ફોટો છે પર્ટિક્યુલર આ હું તમને કહું છું એટલે પેલા ને થઈ ગયું કે આ સાહેબ આ પર્સ તમારું છે પાક્ તમારું છે પણ મારે તમને સવાલ કરવો છે જોજો વાત શરૂ થાય છે પ્રસંગ કથા જે શરૂ થાય છે મારે તમને પ્રશ્ન પૂછવો છે એ ટિકિટ ચેકર પણ કેટલો વિચારવાનો છે નહીંતર કોઈને આવા વિચાર નથી આવતો એને કીધું મારે વડીલ તમને પ્રશ્ન પૂછવો છે લગભગ બધા મને ઘણી વસ્તુઓ જડે આવા પાકી જડતા પર ચડતા કોઈને ખોલીએ સૌ પોતાનો અંદર વ્યક્તિનો પોતાનો ફોટો હોય અને મેં એટલે જ ખોલ્યું કે કોઈ વ્યક્તિનો ફોટો હોય એનું એડ્રેસ હોય ટેલિફોન નંબર હોય કાય કોઈ વ્યક્તિનું એડ્રેસ ફોટો કશું જ નહીં તમારું કોઈ એડ્રેસ ફોટો કશું નહીં અને કેવળ ભગવાનનો ફોટો આ પર્સ મને પહેલીવાર હાથમાં આવ્યું છે નહીં સૌ પોત પોતાનો ફોટો ભરાવે છે અને પોતાનું આઈ કાર્ડ મૂકે મોબાઈલ નંબર લખે બધું હોય બીજું કશું નથી સૌ લોકો પોતાનો ફોટો મૂકે અને તમે તમારો ન મૂક્યો અને આ શ્રી કૃષ્ણનો ફોટો કેમ મૂક્યો ઊંડો શ્વાસ લઈ ગયા થોડી પછી બોલ્યા કે મારે તમને ધીમેથી સમજાવવું પડશે કે એ મેં ફોટો સુકા મૂક્યો છે તો કે કેમ તો કે હું જયારે નાનો હતો અને હું સ્કૂલમાં ભણતો હતો ત્યારે આ વોલેટ આ પર્સ મને મારા પિતાએ આપેલું છે અને ત્યારે મે આ પર્સ મારી સાથે રાખતો અને સાથે એ પર્સ હું મારા માતા પિતાના ફોટા રાખતો બસ આ વસ્તુ રાખતો કારણ કે હું માતા પિતાને ચાહતો પણ એ સ્કૂલમાંથી કોલેજમાં આવ્યો હવે હું મોટો થયો મારામાં યૌવન ભરાણું મારી જુવાની ફાટી અરીસામાં હું જોતો હતો મારો ગુલાબી ચહેરો તસતસતું આખું શરીર યૌવનની મદદ આંખો અને મારું સહજ સુંદર એવું કુદરત આપેલું રૂપ એ જોઈને હું મારા પોતા ઉપર મુગ્ધ થયો એટલે મેં મારો ફોટો પડાવી અને પર્સમાં મારા માતા પિતાનો ફોટો કાઢી અને મારો ફોટો મૂક્યો હવે મારો ફોટો એકલો જોઈ જોઈને પણ મલકાતો એ વાકડીયા વાલ કાળી ભમરો લીમડી ફાટ જેવી આંખો સુંદર મજાનો લાલ ગુલાબી ચહેરો એવું મારો યૌવન ભરેલો ફોટો જોઈને પણ મલકાતો પેલો ટીસી સાંભળે છે પણ પછી વર્ષો ગયા થોડા મારું લગ્ન થયું મારે ઘેર પત્ની આવ્યા ભગવાને મને પત્ની પણ એટલી સુંદર આપી હું એમાં મોહો એટલે મેં મારો ફોટો કાઢી મારી પત્ની ફોટો બોલ્યો હવે હું જ્યાં ઓફિસે જતો કામે જતો તોય હું એની ગેરહાજરીમાં ફોટાને જોયા કરતો સાક્ષાત મેળાનો આનંદ માણતો ભગવાન આપી છે મારે આરાધ્ય દેવી હોય એવી રીતે હું એને જોયા કરતો આટલો હું હતો પણ થોડાક વર્ષ પછી મારે ત્યાં એક દીકરાનો જન્મ થયો દીકરો પણ ભગવાન એટલો સુંદર આપ્યો હવે મારા માટી સર્વસ્વ હતો કારણ કે મારો કાલેજાનો કલેજાનો ટુકડો હતો મારા કરતા સવાયો રૂપકડો એવો છોકરો નાનપણથી બચપણથી પણ ગુણ્યા અને સદગુણ્યા દીકરો ભગવાને આપ્યો હું ઓફિસ કે કામે જતો તો વેલો હવે અડધા અડધા કલાક કલાક વેલો આવી એની સાથે રમવામાં ગાળતો છોકરાનું મોઢું ન જવું તો મને ચેન પડતું નહીં એટલે છોકરાનો ફોટો આમાં મૂકી મારો ફોટો મારી પત્નીનો ફોટો મેં કાઢી નાખ્યો અને છોકરાનો ફોટો મૂક્યો હવે વાત કરવી છે ગંભીર છે શું બોલો આસો લુછીને એમણે કહ્યું કે ઘણા વર્ષો પહેલા મારા માતા પિતા મૃત્યુ પામ્યા દુનિયા છોડીને ચાલ્યા ગયા થોડા વર્ષો પેલા મારી પત્ની એનું મૃત્યુ થયું એ આ દુનિયા મારા છોકરાને મેં ગમે તેમ ખર્ચા કરીને વરાયો પરણાયો ધંધામાં સેટ કર્યો આજે ખૂબ કમાય છે એકનો દીકરો છે એની પત્ની છે અને બાળકો છે સરસ મજાના બંગલાઓ મારે છે સુખે છે પણ આજે એ છોકરાને હું એકલો છું છતાં એને મારી દરકાર લેવાની મને મળવાની હલ્લો ભાઈ કરવાનો એની પાસે ટાઈમ નથી મને જરા એ કોઈ ભાવ દેખાડતો નથી મારી કોઈ સંભાળ રાખતો નથીગુલ છે ભાઈ આજે મારું કોઈ નથી ત્યારે મને સમજાણું જેને મેં બહુ મારા હૃદયથી નજીક રાખ્યા એ બધા દૂર દૂર વયા ગયા અને પછી મને સમજાણું કે મારો ખરો સગો તો શ્રી કૃષ્ણ છે એટલે એનો ફોટો કાઢીને મેં કૃષ્ણનો ફોટો હા બોલેટમાં મૂક્યો પણ ભાઈ મને આજે એમ થાય છે હવે મહત્વનું બોલે છે કે આ વાત જો મેં પેલા સમજી લીધી હોત તો મેં કૃષ્ણને ભરપૂર ચાહ્યા હોત એના માટે વૈરાગી થઈ ગયો હોત અને તો આજ મને જે એકલા અટુલા નિરાશ થઈને દુઃખી થઈને નિઃશ્વાસ આશ્વાસ ભરવા પડે છે એવા દિવસો મને જિંદગીમાં ન આવત કારણ કે મેં કૃષ્ણને એટલા ચાહ્યા હોત તો એ મારી બાજુમાં મારા માથા પર હાથ પસરાવતો બેઠો હોત પણ એ ઘણું મોડું થઈ ગયું ભાઈ ઘણું મોડું થઈ ગયું ટીસી ને આંખમાં આંસુ આવી ગયા એમણે કીધું વડીલ આ તમારું પર્સ રાખ મને એમાં ટ્રેન ઉભી રહી સ્ટેશન આવ્યું ટ્રેન ઉભી રહી ટીસી સીધો નીચે ઉતર્યો સામેના નાના સ્ટોલ ઉપર ગયો સ્ટોલ ના પૂછ્યું કે તમારી પાસે કોઈ નાનો શ્રી કૃષ્ણનો ફોટો છે મારે પર્સ માં છે આ જો સમજાય જાય કે ખરેખર આપણો કોણ તો ભક્તિ લાગ્યા વગર રહેતી નથી અને ખરેખર ભગવાન આપણો છે આપણે ઢોર થયા પંખી થયા કાગડા કૂતરા થયા તોય આપણી સાથે રહ્યા આપણે જમપુરીમાં ગયા નરકમાં ગયા તોય ભગવાન સાથે રહ્યો છે કીડા ભ્રંગ થઈને ગટરમાં પીડ્યા તોય ભગવાન આપણી સાથે આવ્યો છે છોડ્યો નથી આ ભગવાનનો મહિમા છે કે આપણને ક્યારે દગો નથી દેતો ક્યારે છોડતો નથી આપણી સાથે ગટરમાં આવે છે એવો કોઈ ખરો દુનિયામાં ભગવાન સિવાય એટલે જ કહ્યું છે તમે માતા ચિતા ત્વમેવ બંધુ ચ સખા તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ તમે સર્વમ મમ દેવ પણ એ સમજ એક નગરીમાં આવ્યો બે પૈસા મળે નહી એટલે રાજા ઉપર એને ખીચ ચડી ગઈ કે આ રાજની રાજ કેવું છે કે બે પૈસા ની ના મળે એમાં રાજાની હાથી ઉપર સવારી નીકળી એટલે પેલા એ ચબરખી માં કે રાજા તારા રાજમાં બધે પોલમ પોલ એક પાણા માં ચીઠી બાંધી રાજાના હાથી અંબાડીને જવા દીધી રાજા એ જોઈને પકડી લીધું ચીઠી ખોલી ને રાજા તારા રાજમાં બધે પોલમ પોલ રાજા એવો ચીઠી પાછળ લખીને મોકલી દીધું પાછું પાણમ જ્યાં પોલ ઉભાડતા ઘરી જા ને વાથમાં આવ્યું જ્યાં પોલ ઉભાડતા ઘરી જાય આને પોલ ઉભાડ્યું સ્મશાન ના ઘાટ ઉપર જ્યાં અગ્નિસંસ્કાર કરવા બધા મળદાઓને લાવે ત્યાં ટેબલ ખુરચી નાખી બેઠો જે આવે એની પાસે કર ઉઘરાવે રૂપિયો અને તમે કોણ છો તો રાજા ને રાણીનો સાળો છો રાજાની રાણી સાળો હવે એમ બોલે એટલે તો બધા ફટ દે દે કે રાણી એ બે પાછો એનો સાળો છે એટલે સૌ કર ભરે એક એક રૂપિયો એક એક રૂપિયો બધા ભરે પણ હવે મરદા ઉપર કર લેવો એ તો બહુ જુલમ કેવાય એ જમાને એટલે બહુ ચણભણ મંડી થવાય છેવટે દિવાનને કાને વાત નાખવામાં આવી કે ભાઈ રાણી આ એના બેસાડ્યો છે અને બધાની પાસે એક એક રૂપિયો ઉઘરાવે છે મળદા ઉપર આ સારું ન કહેવાય બીજા રાજમાં ખબર છે તો રાણીની રાજાની આબરૂ અને આપણી તો એક આ એક અગ્નિસંસ્કાર વખતે ઉઘરાણી બહુ ખરાબ કહેવાય કે રાજા આવો રાણી આવી કંજોસ અને એનો શાળો બેસાડ્યો છે એટલે દિવાનને જ રાણીને ધીમેકથી ફરિયાદ કરું એટલે રાણી ની પાસે ગયા રાણી ને કહ્યું કે સાહેબ રાણી સાહેબ એ ખરિયાદ છે બોલો ને શું ગભરાવ છો તો કે તમે જે સ્મશાન માં બેસાડ્યા છે એ કર ઉઘરાવે છે મળતા દીઠ એ સારું મેં કોઈને બેસાડ્યું નથી અરે છે હું રાણીનો સાળો છું ને રાણીએ બેસાડ્યો મૂર્ખા દિવાન અક્કલ છે કે નહીં કુતરા ખાઈ ગયા અકલ મારે મારે સાળો મારે હોય દિયર તો જેઠ હોય મારે સાળો હોય મારે હોય તો દિયર કે જેઠ હોય બૈરા શું હોય દિયર કા જેઠ હોય સાળો હોય તીવાન ને લાઈટ થઈ શાળો હોય તો પુરુષ ને સાળો હોય ભૈરાઓ જેઠ હોય દિવાન તો સૈનિકો ને લઈને કે રાય રાય જેમણે ટુકડા કરી નાખો પેલા પણ ઓયલો એટલો હોશિયાર દિવાન આવે તો ટેબલ ખુરજી પીડ્યા પેલો નીકળી ગયો આખું નગર લૂંટાણું પછી ખબર પડી કે રાણી સાળો જ ન હોય હું તમારો મામો હું તમારો કાકો હું તમારો ભત્રી જોવા ટાણે જીવને ખબર પડે કે આત્માને કોઈ મામો કાકો જમાય સાળો સસરો કઈ નથી પણ ત્યાં સુધી તો બધા લૂંટી જાય છે પછી કોઈ ઈલાજ હાથમાં આવતો નથી ટેબલ ખુરશી ખાલી થઈ જાય છે પેલા જે સમજી જાય એ મીરાબાઈ થાય જાય મેરાબાઈ થાય એ નરસિંહ મહેતા થાય એ તુકારામ થાય એ પર્વતભાઈ થાય એ સચ્ચિદાનંદ સ્વામી થાય એ પ્રેમાનંદ સ્વામી થાય કેવો સચ્ચિદાનંદ સ્વામી પ્રેમ કે સભામાં આવે તો ગાય ને જેમ ચાટવા માંડે એમ મહારાજ ચાટવા માંડે સેજ વિયોગ થાય મૂર્છા ખાઈ જાય લોહીના ટસિયા ફૂટી જાય કારણ કે એમ સમજે છે પ્રભુ સિવાય મારું કોઈ નથી અને આપણે એટલું બધું માનીને બેઠા છે ફલાણું મારો છે ફલાણું મારો છે ફલાણું મારો છે ફલાણું મારો છે એટલે અહીંયા લાગતું ઓળખાણું નથી હજી કે ભગવાન છે એ જ એક આપણા સર્વસ્વ છે અને એને ઓળખાયું છે એને લાગી જાય છે અને વાત એ સાચે નાવ કે કાગ કે ગતિ ભાઈ જેને સમજાય જાય કે એક સિવાય મારું કોઈ નથી જેલમાં પુરાઈ ગયું પછી એમ લાગે કે એક જ ઉગારે તો ઉગારે પગ પગ કેવા પકડી લે એમ આ સંસાર સાગરમાં જેલમાં આપણને ખબર પડી જાય ભગવાન સિવાય બીજો કોઈ ઉગારનારો નથી તો પછી ગમેલા ધોકા મારે તો પગ છોડે પણ એ ઓળખાતું નથી એ પ્રેમાનંદ સ્વામીને ઓળખાય ગયો કેવો પ્રેમ સજની શ્રીજી મુજને સાંભળ્યા કેતા કેતા બે ભાન થાય આંખમાંથી લોહી ના ટસરું જાય એ ગુણાતીતાનંદ સ્વામી કેવો પ્રેમ હશે કે મારાની માણકી ઘોડીની આગળ પાછે પગે દોડે મહારાજ ચાલ્યા જતા પણ પાછે પગે દોડે મહારાજ નું ક્ષણનું દર્શન વિયોગ થાય તો સહેવાય નહી કારણ કે વાલામ વાલું એનો એ નિ છે નિશ્ચય એમાં ચારેય હોય નિષ્કુળાનંદ સ્વામીમાં ચારેય છે યથાર્થ બધા સંતો એવા છે પણ નિષ્કુળાનંદ સ્વામી આપણે જે વૈરાગી જ પણ એ બ્રહ્માનંદ સ્વામી છેલ્લો પ્રસંગ જ કહું છું બ્રહ્માનંદ સ્વામી કાગળ આવ્યો ચોમાસાનું ટાણું એટલે ગોપાલનંદ સ્વામી કે મારી વૃદ્ધ અવસ્થા થઈ આ ચોમાસામાં ગાડીઓ બળદગાડી પણ ચાલે નહી મારે કેવી રીતે ત્યાં પહોંચવું હોય મારાવતી ત્યાં જાય અને બ્રહ્માનંદ સ્વામીને વિનંતી કરે સ્વામી આ કારણોસર નથી આવ્યા છે સ્વામી આવું છે આ કાગળ વાંચો અને મારું કામ તમે કરો તમે મારા કરતા આ મોટા છો સત્સંગમાં વહેલા છો અને મારા જેવું જ કામ થશે મારા જે સમધાન કેજો સ્વામીને બધમા ગાળીને મળજો અને વેલા વેલા તમે કયો રીતે નથી આવી શક્યા મારા વતી તમે જાઓ વેલા પોર નહીં નિષ્ફળ સ્વામી પાંચ સાત સાધુ નીકળ્યા રસ્તામાં ચાલ્યા જાય છે ભાઈ એમાં એ તો આ વરસાદની સિઝન છે જ અષાઢ ગુંબી લુંબી વાદળાઓ ચડે અને વીરહી મન આતુર થાય મેઘદૂત કાવ્ય એ જ છે ને કાલિદાસ જ્યાં જોવે ત્યાં એને પછી ભગવાન ઝાંખી થાય એ આ વરસાદી વાદળો વરસાદની સિઝન અને વિરહ નિષ્ફળ સામીને એ પ્રેમને ઉમટ્યો કારતક મહિને કંથ પીયું ગયા પરહરી એ બાર પદ એમણે જે લખ્યા છે એ પદ નિષ્કળાનંદ સ્વામી પોતે રસ્તામાં ગાતા જાય સંતો ઝીલતા જાય પણ એમાં એ વિરહ અને પ્રેમ એવી બધી દશા ઉમટી બેભાન થઈ નિષ્કળાનંદ પડી ગયા વિરહમાં આંખમાંથી આંસુ આવેલો જાય શ્વાસ એક દંડો ઉપડી ગયો સંતો ગભરાઈ ગયા કે બ્રહ્માનંદ સ્વામી ને પેલા નિષ્ફળ આનંદ સ્વામી દેહ મૂકી દે આટલો એમનો વિયોગ થયો એ જ વખતે અવકાશ માંથી સહજાનંદ સ્વામી આવ્યા વર્ણન લખ્યું છે થોડું ધોત્યું પહેરેલું માથે ધોળો ખેસ આડસોડિયામ નાખેલો માથે ત્રણ છોકલા મારીને હળવી પાક બાંધેલી હાથમાં એક છડી અને ચાખડીએ શ્રીજી મહારાજ ચડેલા એ આવીને સામે ઉભા નિષ્ફળાંદડું જાળીને ઉભા કર્યા જાગ્યા મહારાજ સામે જોયા બથમાં ગાલી ને પડ્યા આ સોલું છે નિષ્કુળ આનંદ સ્વામી ના મારે ભગવાન ના ભક્તો છે સાધુઓ છે એ બધામાં હું બેઠો છું તમારી જેવા સંતો પાછળ પાછળ ફોરું છું હું ક્યાંય ગયો નથી આટલા બધા શું કામ આકડા થયો છું તમે જલ્દી બ્રહ્માનંદ સ્વામી પાસે પહોંચો હવે એમનો અંત સમય છે માટે તમે પોચો સ્વામીનારાયણ કેજો પણ એક કામ કરો અને એ પણ ખૂબ આકુળ વિકુળ થાય છે તો એમને કહેજો કે મહારાજ તમારા પર બહુ રાજી છે અને તમે જરાય આંકડા ન થો થોડા દિવસમાં હું તમને પેઢી જઈશ મારા હિંમત બંધાવો અને એને શાંતિ આપો તમે જાઓ રાજી મહારાજે કીધું છે કે સુરા બાપુ તમારા ઉપર મહારાજ બહુ રાજી છે બહુ રાજી છે બહુ રાજી છે એમ કેજો અને એને હિંમત બંધાવો પછી તમે ત્યાં મોડી પહોંચી જાવ જલ્દી આટલું કહીને મહારાજ અદ્રશ્ય થઈ નિષ્ફળા સમયા સુરા કાચર બાપુને મળ્યા બધી વાત કરી બાપુ પણ બહુ રાજી થયા હવે મારો હમણાં વાલીડો આવશે એની રાહમાં એ પણ બેઠા ગયા બ્રહ્માનંદ સ્વામી પાસે મૂળીમાં બ્રહ્માનંદ સ્વામી આડે પડકે સુતા ત્યાં નિષ્કુળાનંદ સ્વામીને જોયા એટલે એકદમ બેઠા થયા બાતમાં ગાલીને બેટી પીડ્યા ગોપાલનંદ સ્વામીના બધા સમાચાર કહ્યા બધાએ બેઠા અહીંયા હળવા કયા સત્સંગની વાતો કરી બધાએ સાધુઓ બેળા થઈને આવી ગયા બ્રહ્માનંદ સ્વામી કીધું બધાએ સંતો જમ્યા બદાય જમીલીદા લીધા બાર વાગ્યાનું થયું પણ એ બ્રહ્માનંદ સ્વામી નું વિરહ પાય જેઠ સુ દસમ બપોરનું ટાણું જે વખતે સહજાનંદ સ્વામી દેહ છોડ્યો જે દસમ મધ્યા એ જ સમય બે વર્ષ માંડ કાઢ્યા બ્રહ્માનંદ સ્વામી એવા સખા એવો વિરોહ થાય ને તો કવિ હૃદય પક્ષીઓ ઉડતા જોવે તો વિરહ થાય વીજળીઓ ચમકે તો વિરહ થાય નદીઓના ઝરણા જોવે તો વિરહ થાય સંતો લાવ્યા દિવ્ય દર્શન થયું બેઠા તા એ બધાને દર્શન આપ્યા અને બ્રહ્માનંદ સાંઈ બધા જય સ્વામી નારાયણ કય શ્રીજી મહારાજના ધામમાં ચાલ્યા ગયા આ ભક્તિ રસ કે વિયોગ એનો પ્રેમ બીજું કોઈ નથી નહી તર વર્માનંદ સાંઈ પાસે કેટલું હતું સંસારના શું કેટલા હતા પણ સમજાઈ ગયું એને જ લખ્યા છે ને કીર્તન વરુ તો વર પુરુષોત્તમ વરુ નહિ તો કુંવારી મરુ આ આ રસ પણ એ ક્યારે સમજાય ભક્તિ અને ક્યારે જીવમાં આવે કે જ્યારે સમજાય કે એક ભગવાન જ અમારા છે બીજું કોઈ નથી ત્યારે આપોઆપ એના પ્રત્યે ભક્તિને પ્રેમ જાગે છે એક નાનકડી વાત એક પક્ષી ઉપર બે પતંગિયા બેઠા એ પતંગિયા વાતો કરતા કે એના જેવું એક નાનું તિતલિયું આવીને બેઠું કાંઈક એટલે લાગ્યું કે આ આપણી નાતનું નથી એટલે એને કંઈક ખાનગી વાત બે પતંગિયા કરતા તે બંધ કરી દીધી એટલે ઓયલાય ત્રીજું આવ્યું ને નવતર બઉ માર્મિક વાત છે એને આવીને તમારી જાતિનું જ છું ઓયલાય નેણ ઊંચા કરીને જોવે પણ લાગે નહીં જાતિનું છે ખાનગી રાખવાની જરૂર નથી હું તો આપણી જાતિનું છે બધા ભાઈ ભાંડું કહેવાય ખાનગીમાં શું હોય જે બેંક બેલેન્સ હોય વા હોય વાત કરવાનો કોઈ વાંધો નથી એટલે પતંગિયા શંકા જાય બે હતા ને બેઠા થાય એમણે કીધું સારું તમે અમારા જ છો તો એક કામ કરો ને સામે એક દેવળ છે ને ત્યાં અમારે રોજ આરતીના દર્શન કરવાનો નિયમ છે એટલે તમે ત્યાં જોયા હો જો આ દિવાબ થઈ ગયા હોય તો દર્શન કરીને પછી નિરાય આપણે વાતો કરીએ ત્રણેય સાથે તો હા હું જાઉં હમણાં કહ્યું ગયું પતંગ દોડતું અને દીવાબત્તી લઈ જોયા થઈ ગયા તા આવ્યું પાછું પેલા બે કીધું કે હા મંદિરે દીવાબતી થઈ ગયા છે અને હવે આરતી થવાનું ટાણું થઈ ગયું છે દીવાબતી દીવાબતી થઈ ગયા બે પતંગે બે બે લાફા પેલા ને ટૂંક્યા એ કે તું અમારી જાતિ નું છો જ નહીં જેને દીવો સલગતો જોયો એ પતંગિયું કોઈ ની આવે નહી ત્યાં કુરબાન થઈ જાય એમ જેને ભગવાન નો આ બ્રહ્મરૂપ સુખ ધોધ દેખાણો એ ભગવાન ઉપર કુરવાન થઈ જાય અણમોલાય વર હાથ થી આ જો હવે તારો જુટવાઈ જાય છે પતંગા તું દોડજે જલ્દી હવે ક્ષમ બુજાઈ ચા હવે ક્ષમા બુજાઈ તમારો બુજાય જબ તક રહે કામ છે જિંદગી જબ તક રહે ના હોમ છે કુછ તો ભલા એ સમય નિકાલો કે પ્રેમ હોય ઘન શ્યામ છે સહજાનંદ સ્વામી મહારાજ